ंदर रूप अनूप जुगल चरणे नीरे लोल नकशिख प्रेम सखीनाथ रहो उ लोल વાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ કાળજ મારા કોરી આરે કોયાર નેણે તારે પ્રેમસખી નાનાથ ચિતરાચો મને વશ કીધી વ્રજરાજ વામાં તારા વારું તલ ફે नेणे तारे प्रेम ना नाथ मारा सखीनाथ चित्तमरा चोरी श्रीजी महाराज प्रेमान स्वामी सन्मुख गढ़पुर में बैठा छे सन्मुख दर्शन करता करताेमान स्वामी कहे कि महाराज તમારા નેણે આંખોએ મારા ચિત્તને ચોરી લીધું છે એ આંખો અજબ જાદુગારી બિહારી થારી આખી અજબ જાદુગારી જાદુગારી આખી આ થારી ચિતવન જગ સૂન્ય રી બિહારી થારી અજબ જાદુગાર જે શ્રીજી મહારાજની સામે જુએ અથવા તો શ્રીજી મહારાજ જેની સામે જુએ તો એ આંખોના એવા કામણ હતા કે એમને વશ થતાં ચિત્ત લોભાઈ જતા એમને આધીન થતા સમર્પિત થતાં સર્વસ્વ છોડીને સાધું થઈ જતા એ વિશે આપણે ફતેહ મહમદ વગેરેના પ્રસંગો આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યા ઠાકોરજીની આંખોમાં જે પ્રભાવ છે એ પ્રેમ અને કરુણાનો છે ઠાકોરજીની આંખોમાં અખંડ પ્રેમ અને કરુણા રસ વહે છે જીવ પ્રાણી માત્ર ઉપર એમને પ્રેમ છે અને કરુણા છે અને જે વ્યક્તિની આંખમાં પ્રેમ અને કરુણા હોય એના પ્રત્યે લોકો સહેજે આકર્ષિત થતા હોય છે એ પ્રેમ અને કરુણાનો ધર્મ છે તો આ તો સ્વયં નારાયણ છે એમની આંખોમાં પ્રેમ અને કરુણાની ક્યાંક કમી છે रसे भरी छे तारी आखड़ी हो रसी ला रसे भरी छे तारी आखड़ी एक करुणा रस छे, हे तन वात्सल्य ना रस छे आँखों में कमल कमलदलना जेवी पाखड़ी हो ला लाल रसे भरी छेतारी आंखडी आखड़ी शू शब्दों वापर હસીને હેરો છો તમે હે તમા રશીલા લાલ લ હસીને હેરો છો તમે હે તમા તન મન પ્રાણ લો સમત માશી તન મન પ્રાણ લો સમત મા છે તારીખ બધું સામે જોઈ જોઈને લખે છે કે બહુ જ પ્રેમ અને કરુણા મહારાજ તમારી આંખમાં છે એનાથી બધા સમર્પિત થતા હતા સમાધિસ્થ થઈ જતા એ બધી વાતો આપણે જોઈએ એ જે આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું કે શ્રીજી મહારાજને જોતાની સાથે જ લોટપોટ થઈ જતા પણ એ તો પ્રત્યક્ષ હતા ત્યારે ને અત્યારે આપણે કયા સંદર્ભમાં એ વિચારવું કે નેણે પ્રેમ સખી ના નાથ ચિત્તમારા ચોર યાર એ વિચારવા જેવું છે અને એ વાત જો આપણને સમજાય તો બહુ ઉત્તમ છે ભગવાનની આંખમાં કયા રસ છે પ્રેમ અને પ્રેમ અને પ્રેમ અને કરુણા રસ શ્રીજી મહારાજની આંખમાં અખંડ વહે છે મારા ઉપર તમારા ઉપર બધા ઉપર સૌ પોતપોતાનો વિચાર કરે કે આપણા ઉપર ભગવાનને જે પ્રેમ છે એક એક શબ્દને સાંભળજો શું મારા ઉપર તમારા ઉપર બધા ઉપર પણ સૌએ પોતપોતાનું વિચારો કે મારા ઉપર ભગવાનને જે પ્રેમ છે અને મારા ઉપર ભગવાનની જે કરુણા છે એ જો આપણને સમજાય તો આપણું ચિત્ત ભગવાનમાં લાગે સે જે જ આપણને એનામાં ભક્તિ જાય જેનામાં પ્રેમ થાય આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિને આપણા પ્રત્યે પ્રેમ છે લાગણી છે આપણા પ્રત્યે કરુણા ભાવ છે તો આપણને એના પ્રત્યે ભાવ જાગે કે ના જાગે તો ભગવાનને આપણા ઉપર પ્રેમ છે કરુણા છે કે નથી એ આપણે વિચારવાનું અને જો એ આપણા ઉપર કરુણા હોય આપણા ઉપર એમનો પ્રેમ હોય તો આપણને સમજાય જાય જો નાભી થી જીવ થી તો ભગવાનમાં હેત કરવું ન પડે થાય આપણું ચોરી તો ચિત્ત એમાં ચોરાઈ જાય એટલે પ્રથમ ના સત્યાવીસ મહારાજે કહ્યું છે ને ભગવાનને ભજવાની તો સૌને ઈચ્છા છે પણ સમજણમાં ફર્ક રહે છે બની શકે આપણા ઉપર ભગવાનને જે પ્રેમ છે આપણા ઉપર જે ભગવાને કરુણા કરી છે કરે છે કરશે એ આપણે સમજતા ન હોય એટલે આપણને ખબર ન હોય એટલે પ્રેમ ન થાય સમજાય તો થાય વિદેશની એક સરસ મજાની ઘટના છે एक चर्च में पादरी रोज सवार प्रार्थना करे पर रविवार दिवसे सवार प्रार्थना करते अगियार वर्ष छोकर थोड़ा साथ बाइबल ली एम धर्मग्रंथों दूर दूर विस्तारों એક એક ઘરે જઈ અને બાઇબલ આપે ભગવાનનો સંદેશો પહોંચાડવા માટે બારણું ખટખટાવે બહાર કોઈ આવે તો એને બાઇબલ આપે અને એક વાક્ય બોલે કે ભગવાન તમને બહુ ચાહે છે અને ભગવાન તમારી જોડે છે લો આ બાઇબલ છે આ વાંચશો એટલે તમને સમજાશે આટલું કઈને નીકળી જાય કેવી સરસ વાત છે એટલે જ આખા પ્રવચનમાં યાદ જ એ રાખવાનું છે કે આપણને જો ભગવાન જે ચાહે છે પ્રેમ કરે છે અને કરુણા વરસાવે છે એ જો સમજાય તો ભેદ થાય એમ રોજે આ રીતે બાપ દીકરો આ પ્રવૃત્તિ સેવા પ્રવૃત્તિ કરે એક રવિવાર છે સવારનો પહોર છે પ્રાર્થના કરી લીધી નીકળવાનો સમય છે પણ વરસાદ વરસે છે અને ઠંડીની સિઝન છે વરસાદ અને ઠંડી બે ભેળા થયા સાથે પવન ઠંડો ફૂંકાય છે અને એ વિસ્તાર જે છે થોડો પહાડી છે એટલે પિતાને એમ થયું કે આવી ભયંકર પરિસ્થિતિ છે એમાં આપણે આજે ન નીકળીએ તો સારું એટલે એમણે મનથી માંડી વાળ્યું કે એમ જવાશે નહીં એને જવું નથી છોકરાને થયું કે પિતાજી હજી મને કેમ બોલાવા ન આવ્યા મારા કમરામાં એટલે એ તો તૈયાર થઈને જ બેઠો હતો પારખીને જ એમણે રેઇનકોટ પહેરો વચ્ચે ઓવરકોટ પહેરો તો ગરમ પિતાની પાસે ગયો અને વાત કરી કે બાપુજી આપણે નથી જવું તો કે આજે મને એમ લાગે છે કે ન જઈએ તો વધારે સારું છે હવામાન બહુ સારું નથી ધર્મ કાર્ય કરવું પણ દેહ સંભાળીને કરવો એવું એમના પિતાએ કહ્યું બાળક અગિયાર વર્ષનો છે પણ એણે જે વાક્ય કહ્યું કે પિતાજી વાત તમારી સાચી છે પણ મને તો તમે જ્યારે ઉપદેશ આપતા હો પ્રવચન કરતા હો એ બધામાં કહો છો એમાંથી મને એક વાત અત્યારે યાદ આવે છે કે એવું તમે કહેલું કે વિપત્તિના સમયમાં ઈશ્વરની વધારે જરૂર હોય છે તો આ સમય તો વિપત્તિનો જ છે આવા સમયમાં કોઈને વિશેષપણે ભગવાનના સંદેશની જરૂર નહીં હોય હા બેટા તે બરાબર યાદ રાખ્યું છે પણ મારી હિંમત ચાલતી નથી એટલે આપણે જવું નથી સારું છોકરા એના છોકરો એના કમરામાં ગયો પણ એને શાંતિ ન થઈ અને એના ડેડીને કહ્યા વગર એ બાઇબલને પ્લાસ્ટિકમાં મીંટાળી પોતાથી જેટલા ઉપડે એવા લઈ અને એ છોકરો પાછલા ડોરથી ભગવાનનો સંદેશો આપવા માટે નીકળી પડ્યો ખૂબ પવન ફૂંકાય છે તમે કલ્પના કરી શકો છો ફોરેનનો વેધર આ તે બધું આપણા જેવું સરળ ન હોય પણ હિંમતથી છોકરો એટલું જ છે કે વિપત્તિના સમયમાં જ આપણે ભગવાનનો સંદેશો પહોંચાડવો જોઈએ વરસાદી વાતાવરણ કોઈ બારણા ખખડાવે ને આવે તો પ્રેમથી એને બાઇબલ આપે અને કહે ભગવાન તમને ખૂબ ચાહે છે ખૂબ પ્રેમ કરે છે અને એ ભગવાન તમારી જોડે છે લ્યો આ બાઇબલ વાંચશો ને એટલે તમને સમજાશે નાનકડો છોકરો આવી વિકટ પરિસ્થિતિમાં આવે અને એકલો જ પાછો એટલે વધારે અસર પડે લોકો પ્રેમથી આવકારે બાઇબલ લઈ લે પણ એ જ વિચારમાં ખોવાઈ જાય કે આવડો નાનો છોકરો આટલી વિકટ વાતાવરણમાં ભગવાનનો સંદેશો ફેલાવા નીકળ્યો છે મનોમન વંદન કરે છોકરો એનું કામ કરે છે વાતાવરણ સાથે જીક ઝીલતાં ઝીલતા પણ છોકરોએ થાક્યો છે પડે આખડે વળી પાછો ઊભો થાય વળી પાછો સંભાળે એમ જાય છે એક બાઇબલ બેચ્યું છે અને એમ થાય છે કે હવે હું શરીરથી થાક્યો છું ઘરે પહોંચી જાવ તો સારું કદાચ મારા પિતા ખબર પડશે તો એ બહુ ચિંતા કરતા હશે પણ વળી એમ થયું કે એક પાછું શા લઈ જવું જો છેલ્લે દેખાય છે ને એ ઘર છે જો ભગવાનની ઈચ્છા હોય તો ત્યાં બાઇબલ આપીને પછી નીકળી જાવ એટલે બહુ અટુલું એક બાજુ છેવાડાનું ઘર હતું ત્યાં ગયો રસ્તો વિકટ હતો પણ પહોંચ્યો ડોરવેલ વગાડી કોઈ અવાજ આવ્યો નહી છોકરાને થયું કે હું ધક્કો માથે પડ્યો કદાચ કોઈ રહેતું નહીં હોય એટલે બારણાને થપ થપાયું તોય કોઈ ન આવ્યો અવાજ વિચાર્યું કે ફરીથી ડોરવેલ વગાડું ફરીથી ડોરવેલ વગાડ્યો ફરીથી બારણું થપથપ આવ્યું કોઈ અવાજ ના આવ્યો થયું કે કોઈ હશે ને હશે તો કદાચ કોઈ બીમાર હોય ઊભું ન થઈ શકતું હોય હવે મારે જવું જોઈએ જવાનો વિચાર કર્યો તો એમ થયું કે ચલો છેલ્લી વાર તો ડોરબેલ વગાડી જવ પછી જાઉં છેલ્લી વાર એને ડોરબેલ વગાડ્યો તો ઘરમાંથી કંઈક અવાજ આવ્યો કોઈ ટેબલ કે ખુરશી કે ખસેડતા હોય એવું એટલે થયું કોઈ છે તો ખરું અને અહીંયા આ તરફ આવતું હોય એવું લાગે છે એટલે ઉભો રહ્યું ત્યાં ધીમેકથી બારણું ખોલ્યું સિત્તેર વર્ષની આસપાસની એક વૃદ્ધ મહિલા ઉદાસ દુઃખી ચહેરો અને બારણું ખોલ્યું બાળકે નમસ્કાર કર્યા અરે બેટા અત્યારે શું એટલે પેલી થેલીમાંથી એમણે બાઇબલ કાઢ્યું એમને આપ્યું કે આ બાઇબલ છે પણ યાદ રાખજો ભગવાન તમને બહુ ચાહે છે અને ભગવાન તમારી જોડે છે આ બાઇબલ વાંચશો ને એટલે તમને વધુ સમજાશે પેલી મહિલાએ બોલી કે મને ભગવાન ચાહે છે હું સાવ નકામી મેં કશું કંઈ સારું કામ કર્યું નથી મેં ક્યારેય ભગવાનનો વિચાર નથી કર્યો અને મને ભગવાન ચાહે છે તો કયા હિસાબથી મને કહે છે છોકરો કે માં આપણે બધા ભગવાનના સંતાન ખરા કે નહીં જોકે બધા એક દ્રષ્ટિએ તો બધા ભગવાનના જ બાળકો છીએ તો જો બધા આપણે ભગવાનના બાળકો હોય તો ભગવાનને બધા બાળકો ગમતા હોય કે ન ગમતા હોય ઘણા જરૂર ગમતા સૌ માતા પિતાને એમના બાળકો ગમે હા તો બસ તો એ ન્યાયે જરૂર ભગવાન તમને ચાહે છે એને ખૂબ ગમું એ છોકરો કેવી સરસ વાત કરે છે એને કીધું તું આ બેસ કંઈક પાણી ચા પીએ ના મારે કંઈ પીવું નથી બસ આ બાઇબલ વાંચજો અને તમને વધારે ઈશ્વરનો સંદેશો સમજાશે વૃદ્ધા એમની સામે જોઈ રહી બાળક તો ધીમે ધીમે પોતાના બળે નીકળી ગયો સાત દિવસ પસાર થયા અને બીજો રવિવાર આવ્યો ચર્ચમાં એમના પાદરી પિતાએ પ્રાર્થના કરાવી પછી ટૂંકું પ્રવચન આપ્યું પ્રવચન પૂરું થવાનું હતું ત્યારે એક વૃદ્ધ મહિલા એ સ્ટેજ તરફ આવી અને એમણે કહ્યું કે મારે કંઈક કહેવું છે જો તમે રજા આપો તો કહ્યું હા બોલો કંઈ વાંધો નહીં અને વૃદ્ધ મહિલાએ કહ્યું કે આજથી સાત દિવસ પહેલાં રવિવાર હતો એ રવિવારે હું અત્યંત દુઃખી હતી કારણ કે બે વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થઈ ગયું હતું ત્યારથી હું એકલી અટુલી છું અને મને ક્યાંય શાંતિ નથી ગયા રવિવારે મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો લાકડા સાથે દોરડું બાંધી ગળો ફાંસો ખાવા માટે હું તૈયારી કરતી હતી એ જ વખતે મારા ઘરની ડોરબેલ વાગી અને એક નાનકડો બાળક હશે કદાચ કે અગિયાર બાર વર્ષનો એ છોકરાએ મને બાઇબલ આપ્યું એ બાઇબલ અત્યારે મારી જોડે જ છે અને એ છોકરો એટલું બોલ્યો કે ભગવાન તમને ચાહે છે અને એ તમારી જોડે છે એ નિર્દોષ બાળકના મુખમાંથી નીકળતા એ શબ્દો મને સાક્ષાત ઈશ્વર ગોળ બોલતા હોય એવું જ લાગ્યું એ જ ક્ષણે મને કંઈક એવી અનુભૂતિ થઈ કે ભગવાન મારી જોડે છે તો મારે મરવું ન જોઈએ મેં મરવાનો વિચાર માંડી વાળ્યો અને બાળકના કહા પ્રમાણે મેં બાઇબલ ખોલીને વાંચવાનો પ્રારંભ કર્યો જેમ જેમ વાંચતી ગઈ એમ મારું દુઃખ ક્ષમતું ગયું અને મને પણ અહેસાસ થયો કે ભગવાન મને ચાહે છે ને એ મારી જોડે છે આજથી મેં નિર્ણય કર્યો છે કે હું આ ચર્ચને સંપૂર્ણપણે સમર્પિત થઈ જઉં છું અને મારી હવે જે શ્રેષ્ઠ જિંદગી છે એ આવી રીતે માનવ સેવાની ઈશ્વરની પ્રાર્થનામાં વિતાવીશ એ જે બાળકે મને બાઇબલ આપ્યું હતું એ બાળક પણ આજે અહીંયા બેઠો છે અને એ બાળક અહીંયા આવે તો મારે એને હેતથી મળવું છે એટલે એ બાળક આવ્યો અને એ બાળક કોઈ નહીં પાદરીનો પેલો પિતા જે એનું જ બાળક કે જેમણે ગયા રવિવારે છેલ્લા ઘરે આપેલું બાઇબલ હતું જો મહિલાને એટલું સમજાવ્યું કે ભગવાન મને પ્રેમ કરે છે ચાહે છે તો જીવન બદલાઈ ગયું ઘટના કેટલી મનોહારી છે એમ જો આપણને ભગવાન જે ચાહે છે અને જે કરુણા વરસાવે છે સમજાય તો આપોઆપ એમનું ભજન થાય એમનું સ્મરણ થાય છે જે સત્સંગ થાય ઓળખાય તો ભગવાન ઓળખાય એમ નહીં એમની આપણા ઉપર કરુણા છે એ ઓળખાય વિચારવાનું એ છે કે કરુણા છે કે નહીં સૌપોત્ત પોતાની રીતે વિચારજો વ્યક્તિગત કે મારા ઉપર ભગવાને કાંઈ કરુણા કરી છે ક્યારેય લગભગ વિચારતા નથી આપણે આવું કે મારા ઉપર ભગવાને કોઈ પ્રેમ વરસાવ્યો છે કે કોઈ કરુણા કરી છે બ્રહ્માનંદ સ્વામીએ તો કેટલું સુંદર પદ લખ્યું છે કહા કહું હરી કરુણા તેરી કરુણા તે પશુ મીઠાઈ મનુષ્યમોય કી નો આના જાળ પોષત સાંજ સવેરી સાંજ સવેરી કહ કહું હરી કરુણા તેરી કરુણા તેરી પેલી કરુણા તો એ છે સમજાય તો મનાય તો કે આપણને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે એ પેલી કરુણા છે આમાં કોઈ બેઠા છે અને પછી જે કોઈ સાંભળશે આ વાતને એમાં એવો કોઈ માણસ મને નથી દેખાતો જે એવું ઈચ્છતો હોય કે મારે ઊંટ થવું હતું પણ ન થવાયું મારે ગધેડો થવું છે મારે ઘોડો થવું છે મારે કૂતરો થવું છે મારે ભૂંડ થવું છે એક પણ કોઈ વ્યક્તિ છે આમાં એવો વાંદરા એક ડાળી ઉપર બીજી ડાળી ઉપર ઝૂલતા કુદતા દેખાય ગમે સારા લાગે પણ કોઈને એમ ન થાય કે મારે વાંદરો થવું છે તો આપણે જે મનુષ્ય થઈને બેઠા છીએ એ આપણું આયોજન હતું સાહિત્યકારો કે છે એ વાત બહુ સરસ છે કે આપણે આપણી જન્મ તારીખ લખાવા જઈ શકતા નથી અને આપણે આપણી મરણ તારીખ પણ લખાવા નહીં જઈ શકતા માટે જે કંઈ છે એ બધું ભગવાન કરે છે આપણી ઈચ્છાથી આ જન્મમાં નથી લ્યો આપણી ઈચ્છાથી આપણે કોઈ માતા પિતા પસંદ કર્યા નથી ગામ પસંદ કર્યું નથી કુળ પસંદ કર્યું નથી જાતિ પસંદ કરી નથી જો વિચાર કરતા મૂકી દેવું છે ને કેવળ ને કેવળ ભગવાનની કૃપાથી આપણે મનુષ્ય થયા છીએ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ ભગવાનની કરુણા અને કૃપા સિવાય મનુષ્યનો દેહ કોણ આપી શકે આપણે કેસ દાખલ કરી શકીએ કે મને મનુષ્ય મળવો જ જોઈએ અને આ જગ્યા એ રિલાયન્સ માં અંબાણી બંધુ અને ત્યાં હા ભલે ચોરવાડ મારીએ છે કોઈ મોડું માગે કેવળ ભગવાનની કૃપા છે મોટી કરુણા છે ને કે આપણને પશુ પક્ષીઓના દેહ માંથી છોડાવી દીધા અરે ભાઈ વિચાર કરીએ ને તો એમ થઈ જાય કે હા કઈ ઓછો ઓછો લાભ આપ્યો છે ઓછી કરુણા કરી છે અનંત અનંત જીવ છે ને શ્રીજી મહારાજ પાર્સદો સાથે બેઠા હતા ત્યારે એમ કહ્યું ને કે અંગુઠો મુકાય નહી એટલી પણ જગ્યા અવકાશમાં ખાલી નથી એટલા જીવ ભર્યા છે એમાં આપણો નંબર લાગ્યો છે અમેરિકન એમ્બેસી માં લોકો બેઠા હોય ને એમાંથી દસ ને વિઝા મળે અમેરિકાના એના જેવું છે હવે તો કોઈ લગભગ ત્યાં જવાનું બહુ ઓછું કરતા પણ આ છો કરોડ કે સાતસો કરોડ ની વસ્તી એ જીવના હિસાબમાં કાંઈ નથી અને એમાં આપણને જે મળી ગયો ચાન્સ એટલે કહ્યું છે દુર્લભ માનુષો અત્યંત દુર્લભ છે પણ સમજાતું નથી એટલે ઊંટ ગધેડા ઘોડા ભૂંડ બધામાંથી છોડાવીને આપણને બેસાડ્યા ઓછી કરુણા છે આપણે તો જંગલમાં પાર્કમાં નેશનલ પાર્ક હોય મસાઇ મારા હોય આફ્રિકાના જંગલો બધા ફરવા જાય છે લોકો તો એ જંગલોમાં ફરવું અને પ્રાણીઓ જોવા સારા લાગે પણ એ તો એ જ જાણતા હોય કે આમાં કેવી હેરાનગતિ છે સતત હિંસાનું તાંડવું એકવાર અમારી હાજરીમાં જ નાનકડી જંગલી ગાયો જે હોય ને નીલ ગાય કે છે એવા બધા એની નાની વાછડીને એ જ વખતે એક હાઈ ના જરખ બે ચાર જ થઈને એને પછાડીને પકડી લીધી હરક સિંહ ને એવા પ્રાણીઓ છે ને એ તો સીધું સમજે ગળું દબાવીએ ને એટલે મરી જાય સિંહ ને ખબર શ્વાસ ચાલે છે નાખીને પછી એ નાક પાસે મોઢું રાખે શ્વાસ ચાલતો નથી ને પછી જોવે એમાં બધા ડોક્ટર કરતા શિવલાજ પણ આ તો જરખ તો એ તો જાયતવાન પ્રાણી નહીં ને કોદું પ્રાણી એટલે એને પગની પાસેથી કાપીને પછાડી દીધી પછી એને અમે ઉભા રહી ગયા ઘણી ગાડીઓ ઉભી રહી ગઈ હતી પણ દ્રશ્ય પણ જોવાય નહીં આપણાથી અને નીચે ઉતરવાની મનાય હોય એને જે જીવતા એમને જે ખેંચી ખેંચીને ચારે બાજુથી જે તોડીને ખાતા પેલી જે વાછડી એ જે ચીસો પાડતી હતી એમાં વળી ગીધ જેવા પક્ષીઓ આવ્યા ને એમને ટપાટપ જે આંખોમાં ચાચો મારીને આંખો એમને ખોલીને ખાઈ ગયા જીભ ખાવા માં જ મેં કીધું આ જમપુરીમાં આવું જ વર્ણન છે પક્ષીઓ આવે ને આંખો ફોલીને ખાઈ જાય જીભ ફોલીને ખાઈ જાય એ જ છે કોરી કોરીને ખાય અને લગભગ અડધો કલાક આવું ચાલ્યું અમે ઊભા હતા ત્યાં સુધી એનો જીવ ગયો નહોતો આવી તાંડવી હિંસા પ્રાણીઓ ભોગવે છે એ બીમાર નહીં થતા હોય એની અવસ્થા વૃદ્ધાવસ્થા નહીં આવતી હોય અતિવૃષ્ટિ થાય ત્યારે શું કરતા હશે દિવસો સુધી વરસાદ થાય જંગલોમાં તો બહુ વરસાદ થાય ત્યારે શું ખાતા હશે ક્યાં રહેતા હશે એના માટે કોઈ ફાઈવ સ્ટાર હોય છે એને નારી જાતિઓને પ્રસૂતિના દિવસો આવતા જ હશે આડા બાળકો થતા હોય છો એની વ્યથા હોય છે એ બધું એને વાંચો જ ખ્યાલ દુષ્કાળમાં પાણી વગર ને ઘાસચારા વગર તરફડી તરફીને જે મરતા હોય છે તમે કદાચ મને તો ખબર નહીં પણ આપેલું આમાં ડિસ્કવરી ઉપર આવતું હોય એવું જોતા હોય તો તમને ખબર હોય આ બધી વેદનાઓ છે કતલખાનાઓ તમે એની કોઈ વચ્ચે મને એક જણો સીડી આપી ગયો તો કે બરાબર ચાલી નહીં મેં જોયું થોડી પણ આપણે જોઈ ન શકીએ કદાચ ઇન્ટરનેટ ઉપર ને બધે હશે માથામાં ભયંકર ઘણ મારે પ્રાણીઓને ઊંધા લટકાવી દે અહીંયા પેલા તલવાર કેવાય અછરાઓ મૂકે અને લોહીના જે ધારો હોય પ્રાણી જે ગાય બાછડાઓ આ બધા જે આંચકા લેતા હોય તરફડતા હોય ચીસો કાઢતા હોય આપણને તો કંઈક થઈ જાય ચામડા કૂણા ઉતરે એટલા માટે એના પેટમાં હવા ભરે ઉપર ગરમ પાણી રેડે અને ચામડી ખુલ્લી થઈ જાય પછી જીવતા ઉતરી મરી જાય તો ચામડી કડક થઈ જાય સરકસમાં જે ટ્રેન્ડ કરતા હોય એવા પ્રાણીઓ તમે જો નીચે બધી એવી પ્લેટ ગરમ કરે એટલે ડાન્સ કરતાં શીખ્યો બાકીને ડાન્સ કરતાં આવડે નહીં જલ્દી કંઈ હાથીઓને બધાને ક્યાંથી ફાવે પ્લેટ ગરમ કરે વીજળીના શોખ આપે આ કયા ભાવના ભોગવતા શીખ્યો આવી અનંત પીડા છે ચોરાશી લાખની મરઘા ઉછેરફામ હોય તમે ગાયોનું વાછડાઓનું માંસ મેળવવા માટે એના જે વાડાઓ હોય આફ્રિકા બાજુ જાઓ ને તમે આપણે જે મૂળા હોય હાથમાં લઈને ઊભા હોય ને એમ મરઘા હાથમાં ટાંગ્યા હોય દસ પંદર એમનું જે શાકભાજી વેચતા હોય ને એમ વેચતા હોય કલાકો સુધી બાંધી રાખ્યા હોય થોડું પડ્યા હોય આ માણસનો દેહ મેળ્યો ત્યારે હરી ન ભાઈ ને એના પરિણામ છે યાદ રાખવું જ આમાં કોઈને ડાપણ ચાલે એમ નથી એટલે કહ્યું છે આ ચાન્સ મોટો છે એમ એમાંથી આપણને છોડાયેલા છે ને અત્યારે નિરા લોકશાહી ગમે એવી હોય પણ તમને કઈ તકલીફ હોય તો તમે ક્યાંક કેસ તો દાખલ કરી શકો ને મુખ્યમંત્રી સામે કરી શકો વડાપ્રધાન સામે કરી શકો એ લો કતલખાનાઓ તમે જુઓ આ પાંજરાપોળમાં પ્રાણીઓ હોય ને એ ક્યારેક ક્યારેક હશે બધે સારું હશે મને ખબર નહીં ક્યારેક ક્યારેક બહુ વર્ષો પહેલા જવાનું હોય જોતા આવે આપણે એ જે બધા પ્રાણીઓ પીડ્યા હોય ને જમપુરીથી ઓછું નહીં આજે પાછો આજે મેડિકલ લાઈન હોય ઔષધના સંશોધન જે મેડિકલ રીતે થતા હોય એની જે લેબોરેટરીમાં જે પ્રાણીઓ ઉપર પ્રયોગ થતા હોય છે એ જોઈ ના શકાય ભણવાનું શરૂ કરે સાયન્સવાળા મેડિકલનું છોકરાઓ વાતો કરતા હોય ને આપણે હવે કોઈ એમાં લાઈન પકડાઈ ગઈ તો જવું જ પડે સામી કે હવે શું કરીએ આમ ઉંદર હવે સફેદ ઉંમર ઉંદર હોય સરસ આપણે રમાડવાનું મન થાય એવા હોય પણ હવે શું અમારે પ્રેક્ટિકલ કરવાનું હોય ઊંઘર ને સીધો આંગોળામાંથી કાઢે પિંજરામાંથી અને સીધી પૂંછડી કાઢીને પૂંછડી પકડી અને ટેબલ ઉપર ઊંધો પછાડીને ફળાક મારી બેભાન કરી અને ચીરવા મંડવાનું હોય હા એવું કુરકુરિયા સરસ વાછડું રમતું હોય તો એને સીધી લાકડી મારીને પગ ભાંગી નાખે પછી ગયા પાટો બાંધો જોડો હાડકાં જોડો એક આંખના ટીપાં છે એ માણસને કાંઈ હાર્મફુલ નથી ને એને ચેક કરવા માટે સસલાઓની આંખોને બાંધી દે અને એમાં ટીપાઓ નાખે અને જોયા કરે એ લોકો તો ક્યાંય કેસ કરવાના નથી આ તો કોઈની આંખ જાય તો તરત કેસ કરે ફલાણી કંપની દવાથી મારી આંખ ગઈ એક ટૂથપેસ્ટ છે એ પણ માણસ કે બાળક ગળી જાય તો એને પેટમાં કંઈ થશે નહીં ને રોગ તો નહીં થાય રિએક્શન તો નહીં આવે ને એટલે વાંદરાઓ અને બધાને એને ટૂથપેસ્ટ ખવડાવવામાં આવે એને કઈ થાતુ ની થોડીક તો ખવડાવે જ નહીં સ્કીન માટે તમે જે કઈ વાપરો છો આ બધું બધું સાહિત્ય મારી પાસે પડ્યું છો પ્રિન્ટેડ મેટર છે શું શું કરતા હોય છે આપણે પૂરું વાંચી જ ન શકીએ જોઈએ ન શકીએ એટલો ત્રાસ આ છડીને છરીથી આમ બધું છોલી નાખે ને પછી પેલી જે બનાવી હોય એને લગાડી દે જોયા રાખે અને વાંદરાઓને આમ ક્લેમ્પ મારી અને આમ મૂકી દીધા હોય પછી ભયંકર જે રોગ દર્દ હોય ને એના જંતુઓ એમાં દાખલ કર્યા હોય સ્ટેજમાં પહોંચી જાય પછી ટ્રીટમેન્ટ શરૂ કરે જંતુઓ આનાથી મરે છે આનાથી મરે છે રિએક્શન આવે વાંદરા આમનો હોય ચિત્ર જોઈએ ને ફોટો પિક્ચર ધોય આપણને અરેરાતી થાય પેલા આમનો લટકતા હોય અત્યંત ભયંકર બોજસોના ગયા હતા ને એમણે બહુ હકીકત વાત કરી કે સ્વામી હવે આપણે અહીંથી પસાર થાય છે ને જો મજબૂત બધી ગાયો પણ એમણે એક વાત કરીને એ હજી ભૂલાતી નથી કે સ્વામી આ કતલકાનું છે ને અહીંયા આ ગાયો કપાય છે અહીંથી આ જુદા જુદા ગાયોના વાળા હોય પછી હેરફેર કરતા હોય એટલે જે દૂધ આપતી ગાયો હોય ને એ અહીંથી પછી પસાર થઈને લઈ જતા હોય વાહનોમાં જ લઈ જતા હોય ફેરવતા હોય બીજી જગ્યાએ રાખ્યા હોય દૂધારું થાય એટલે દૂધ જ્યાં પેળું કરવાનું હોય ત્યાં એને રાખી દે વસૂકી જાય એટલે પાછી અહીં મૂકી જતા હોય પણ એ ખાલી દૂધારું ગાયને વાહનોમાં ભરીને અહીંથી પસાર કરે અને ત્યાં લઈ જાય તો એનું દૂધ ઘટી જાય અડધાથી પણ ઓછું થઈ જાય પછી એમ થાય છે કે આવી રીતે થાય છે કેમ તો કે એ ગાયોને જ્યાં કાપે છે કતલખાના પાસેથી પસાર કરે છે એ ગાયોના વેવ પકડે છે ચિત્કાર પકડે છે અને એનાથી ગાયો ધ્રુજી જાય છે તો દિવસો સુધી એ ગાયો ભૂલતી નથી અને દૂધ બળી જાય છે પછી રસ્તા બદલી નાખ્યા જુઓ સમજે છે પણ ક્યાં ફરિયાદ નોંધાવે ભાઈ અમે તમારું શું બગાડ્યું છે દૂધ જોઈતું હોય ત્યાં સુધી લઈ લે પછી કાપી નાખે સંગ્રહાલય એ જોવા સારા લાગે ને આપણે ક્યારેક ક્યારેક પહેલા વર્ષો પહેલા ગયા હોય જુનાગઢ શક્કરબાગ હોય કે અહીંયા હોય તમને એમાં કોઈ પ્રાણી પ્રસન્ન જોયું એ ગોળ ગોળ ફરી રાખતો હોય ને ફરિયાદ રાખે ફરિયાદ રાખે ફરિયાદ રાખે આટા મારે રાખતું બિચારું એને થઈ જાય શું છે જંગલી રીછો રાખ્યા હોય એકલું હોય એટલી દિવાલ ઊંચી કરે તમે જોઈ શકો પણ એ બહાર નીકળી ના શકે આ ભયંકર કાળી કોટડીની જેલ નહીં તો શું કોયંકર પીડામાં માંસાહારીઓ પણ આજે કેવા કેવા થાય છે બોલો ને વચ્ચે આવ્યું હતું કદાચ તમારે વાંચવામાં કે નહીં આવ્યું હવે એવા બધા શોખ વિકસતા જાય છે જીવતા પ્રાણીનું માંસ ખાવું આમ ટેબલ ઉપર આઠ દસ જણા બેઠા હોય પછી વાંદરું કે કોઈ એવું પ્રાણી એને લઈ આવે ને વચ્ચે ક્લેમ્પ હોય એને બેસાડે ને ગળામાં ક્લેમ્પ ભીડાવી દે એ જે બધા બેઠા હોય ને એ હથોડીઓ મારે પહેલાંના માથામાં વાતો કરતો જાય કાચું જીવતા શેકે એક પાર્કમાં અમે છે જે કોણ ક્યાં જવાનું હતું ને ઉભા રહ્યા હતા ને હેમાજ આવ્યા એટલે લોકો મોટો તવો માંડ્યો આવે લોખંડ નીચે બધા ગેસ ના સ્ટવ ચાલુ કર્યા અમે કીધા શું પકાવશે અહીંયા અમે છેટા ઉભા હતા ધોળિયા હતા ત્યાં તો એવી બેગો કાઢી અને થોડુંક આમ તેલ કેવું કઈ નાખ્યું જીવતા સાફ જવા દીધા હલો ભાગો ભાગો ભાઈ આપણું કામ નથી આ આ વરણ આમ આને બિભદ સરસ કહેવાય શું કેવાય આ તમને રસોઈ જણાવી દો મનને ગમે નહીં ઘૂણા જુગમ પેલું થાય તિરસ્કાર જેવું થાય બેચેની લાગે ગમે મન નહીં એવી જે વાતો એને બિભદ્ધ કહેવાય અને જે પશુઓને પ્રાણીઓને એને નિષ્ફળાનંદ સ્વામી કે છે ખેતીમાં લોકોનો બધી ઉપયોગ કરતા હોય એની કઈ દશા સારી નથી કસર કરશે જો ચાલ તો આજે મારે ડાયાબિટીસ છે મને અથવા ભૂખ લાગી છે પેટમાં તકલીફ છે કઈ બોલાય નઈ પીડા તો હશે જ ને કઈ નવું એવું થોડું એવું કે લોખંડ નું તો શરીર કોઈના હોતા જ નથી બસ આ કહીને એમ કહેવાનું છે કે આપણા ઉપર કેટલીક કરુણા છે કે આપણને ભગવાને મનુષ્યનો દેહ દીધો આ બધા કે ને વાંદરાઓ અવાજ બહુ કરે ને હૂબ હૂબ હૂબ કરતા પણ શું કરે ટાઇટ કરે છે ઠંડી ના કરે છે શિયાળ હૂંકતા હોય છે આ બધા શું કરે એ ક્યાં કાશ્મીરી ધાબળા લેવા જાય ઉલટાના એવા પ્રાણીઓને તમે જોવો ઉત્તર ઉત્તર ધ્રુવના ને એવા સફેદ પેલા રીછ ને એવા છે એ જોયો જીવતા જ ચીરી આખી ખાલકાઢ નાખે અને ઓવરકોટ આખો બનાવે છે ને વૃચ્છાવાળો એ જીવતા જ મારે તો જ એવી કુળી એ કોટ બને નહીંતર બરડ થઈ અને તમે જો કઈ મળતું હોય તો તમે જોજો ત્યાં જ્યાં વેચાતા હોય ને તો એ જગ્યાએ ત્યાં એને બધું થોડું થોડું દેખાડતા હોય આપણે તો જોઈ ના શકી પશુ મીઠાઈ મનુષ્ય મોહ કી નો આજ મોટી કરુણા હાથ આટલો વિચાર આવે તો દેવ મંદિર જોઈને હાથ જોડાઈ જાય ને હેઠાજી તમારી કરુણા કોઈ પાર નથી હે મહારાજ તમે મનુષ્ય દેહ આપ્યો છે કેટલા બધા દુઃખ ઓછાકર નાખ્યા અને કરુણાથી જ છે ને બહુ સરસ વાત હકીકત છે આ બીજું આવશે તો કહી દઈશ પણ વિચારવા જેવું છે આપણા પરંપરામાં રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય જે આજથી એક વર્ષ પહેલા થયા ઈસવીસન એક હજાર આસપાસ થયા હજાર વર્ષ જેવું થયું ગણાય એ રામાનુજાચાર્ય સપ્નમાં રામાનંદ સ્વામીને દીક્ષિત કર્યા એટલે આપણી ગુરુ પરંપરામાં રામાનુજાચાર્ય છે એ રામાનુજાચાર્ય એમના વિદ્યા ગુરુ યાદવ પ્રકાશ એમની પાસે વિદ્યાભ્યાસ કરતા ઘણા એના પ્રસંગો છે એમાં એક પ્રસંગ બહુ જાણવા જેવો છે કાંચી શિવ કાંચી વિષ્ણુ કાંચી અને છે ને એમાં કાંચી પૂર્વમાં યાદવ પ્રકાશજી પાસે રામાનુજાચાર્યજી ચૌદ પંદર વર્ષની અવસ્થા વિદ્યાભ્યાસ કરે ત્યાં કાંચીપુરના મહારાજાએ એમની રાજકુવરીને બ્રહ્મરાક્ષ વળગ્યો હતો બ્રહ્મરાક્ષસ વળગ્યો હતો અને બહુ પીડા આપતો હતો ઘણા બધા પૂજા પાઠ આ બધા કર્યું પણ એ કોઈ રીતે નીકળતો નહોતો ખાલ છોડતો નહોતો પછી એમાં કોઈએ કીધું કે એક આ યાદ પ્રકાશ છે બહુ મોટા વિદ્વાન છે પંડિત છે ઘણી બધી વિધિ વિધાનો જાણે છે બ્રાહ્મણ છે અને એમને બોલાવવા તો કોઈ વળી એવા મંત્રોથી વળી આ બ્રહ્મરાક્ષસને કાઢે યાદવ પ્રકાશને એમના શિષ્યો સાથે આવ્યા રાજકુંવરીને સામે બેસાડી અને યાદવ પ્રકાશ જાત જાતના બધા વૈદિક અથર્વ વેદના અને બધા મંત્રોચ્ચાર કર્યા અમુક દેવતાઓના આહવાન કર્યા પણ બ્રહ્મરાક્ષસ સામું બધા સ્તોત્રો ભણે કારણ કે બ્રહ્મરાક્ષસ એ જ થાય કે જે બ્રાહ્મણ હોય પાછો વિદ્વાન હોય બધા શાસ્ત્રો જાણતો હોય અને કુકર્મ કર્યા હોય એ મરીને બ્રહ્મ રાક્ષસ થાય કોઈ પણ સ્ત્રોત બોલે આવડતું જ હોય તે સામુ બોલે કોઈ રીતે કોઈ વશમાં આવે નહી એટલે એમ મંત્રોચાર કરતા કરતા કઈ ફાવ્યા નહીં એટલે યાદવ પ્રકાશે એમ કીધું કે લા તું શા પાપે આ બ્રહ્મ રાક્ષસ થયો છે તે હવે ખાલ છોડતો નથી એમ કીધું ને બ્રહ્મ રાક્ષસની આખ ફરી સુન લે યાદવ પ્રકાશ મેં બ્રાહ્મણ હું તું ભી બ્રાહ્મણ હો મુજે સુનાતા હૈ કે તુમ ક્યુ એસે પાપ મેં પડે ઓર બ્રહ્મ રાક્ષસ હુઆ હમે હુઆ લેકું ક્યુ ઘમંડ કરતા હૈ તુજસે મેં જાને વા નહીં ચાહે કર લે કુછ ભી ઓર સુન લે તું ગત જન્મ મેં ક્યાં થા બોલ પાછલા જન્મ ઉપાડ્યું બ્રહ્મરાક્ષસે શું હતો તું પાછલા જન્મમાં તને ખબર છે એકદમ ખીજાઈ ગયો બ્રહ્મરાક્ષસ અને યાદ પ્રકાશને ચૂપ કરી દીધો ધાણી ફૂટ બોલે સાંભળવું છે તું કોણ છે આ રાજદરબાર બેઠો છે આમાં યાદ પ્રકાશ ઉખાડ્યું એને ગયા જન્મમાં તું ઘો હતો પણ આપણે જાણવા જેવું મારી એક બે વાત છે ને જો સમજાય ને બહુ મને બહુ મીઠી લાગે છે આમાં ગો હતો અને કહ્યું કે આ જગ્યાએ એક તળાવ છે એ તળાવને કાંઠે તું ત્યાં વૃક્ષના દરમાં તું વસતો હતો રહેતો હતો એટલે ખ્યાલ તો બધાને આવ્યો કે આ પ્રદેશ તો છે ત્યાં તળાવ છે ત્યાં તું રહેતો હતો એક વાર રમતા સાધુની મંડળી ત્યાં આવી તળાવની પાળે એમણે ભોજન પકાવ્યું ઠાકોરજીને ભોજન અર્પણ કર્યું અને રમતા સાધુ મંડળોએ ઠાકોરજીનું ધૂન ભજન કરતાં કરતાં ભોજન ગ્રહણ કરી અને પછી એઠા પતરાવાળા છાંડી એક બાજુ નાખી અને સંત મંડળી ચાલી ગઈ તું તારા દરમાંથી બહાર નીકળો સાંભળજો બહાર નીકળ્યો અને તે સેજે સેજે એઠા પતરાવાળા ચાયટા એ ઠાકોરજીનો અને સાધુનો અજાણપણે પણ તે પ્રસાદ લીધો એ પુણ્યપણે તું બ્રાહ્મણ થયો છો અને એ પ્રસાદને પ્રતાપે બ્રાહ્મણ તો થયો પણ તારી આટલી વિદ્યા પણ ખીલી છે હું તો આટલો જ ટુકડો વિચારું છું અજાણપણે પણ એમણે જે પ્રસાદ ખાધો તો કોના પંડમાંથી મહાપંડિત થઈ ગયો બ્રાહ્મણ કુળમાં જન્મ મહાપુરષદાસ વાતોમાં સ્વામીની વાતોમાં આવે છે ને પેલા ઘાચી બ્રાહ્મણ થયેલો છે મહાપુરદાસ સામે પૂછ્યું કે આ કેમ આ ઘાંચી હતો તો પછી બ્રાહ્મણ કેમ થયો હતો કે ઘાંચી એ માટલી ભરીને તેલ ઠાકર મંદિરે અર્પણ કર્યું હતું એ પૂર્ણ બ્રાહ્મણ થયો છે હમ ખોનું શરીર પડી અને કેવો થયો બીજું હવે આપણો પ્રસંગ વિચારો શ્રીજી મહારાજ બુદ્ધે જ પધાર્યા અને ખોડાભાઈને ત્યાં સદાવ્રતમાં ગયા બુદ્ધે જ ના ખોડાભાઈ તમે પહેલી વાર વરણી વેલી મુલાકાત ખોડાભાઈ ઘેર નહોતા ખોડાભાઈ દરબાર સદાવ્રત આપે પણ જુવાર આપે કાચી જુવાર જે આવે ને આપે અને વરણી વેશ શ્રીજી મહારાજ જો કોઈ સારું સત્કર્મ કોઈ શુભ હેતુથી કરતો હોય પછી જલારામ બાપા હોય કે કોઈ પણ હોય તો એને દ્વારે ઠાકુરજી આવે ને આવે જ સત્કર્મ કઈ કરતો રે માણસ તો હવે જેને ઘેરે કુતરો પામતો અને અતિથી દેવો ભવ કહો હજાર ખોટા ખાઈ જાય એમાં નવસો ખોટા ખાઈ જાય પણ એકાદ ઠાકોર આવી જાય આ બધા સત્કર્મો પણ આ બધી આવી વાતો જો કે એ સદાવ્રત આપતા હતા અને એના લીધે શ્રીજી મહારાજ ત્યાં આવ્યા એ વખતે ત્યાં દાસી બેઠી બેઠી જુવાર આપે અને મહારાજે કહ્યું કે આ કાચું લઈને હું શું કરું મને તૈયાર ભોજન હોય તો આપો આ તો આપણી ઐતિહાસિક ઘટના છે પેલી ઐતિહાસિક જ છે પણ આ તો આપણી નજર સામે આમ જોઈ સાંભળીને માની શકીએ હું આને શું કરું કે તૈયાર ભોજન કઈ રોટલો કે કંઈ હોય તો આપો લઈ દાસી તો ખીજાઈ ગઈ જોઈતું હોય તો આ લ્યો તૈયાર નથી અમે તો આજ આપીએ છીએ નથી તમારે લેવું હોય તો લ્યો મહારાજ કે અમારા જેવા કોઈ નહીં આવ્યા હોય અરે ઓલી દાસી કે તમે શું તમે તો સાવ પતલી દુબલી સુખ લકડી છો અહિયાં તો મોટા મોટા આવે છે કેવી જટા કેવી દાડી એવા સાધુઓ આવીને છે સદાવ્રત લઈ ગયા છે અન્ન લઈ ગયા છે તમે એની આગળ શું મહારાજે ફરીથી કીધું અમે કોઈ દિવસ આવ્યા નથી ને આવીએ ને એવા છે પહેલી વાર આવ્યા છે તમારે તોય પેલી દાસીએ જુવારનો જ આગ્રહ કર્યો મહારાજે લીધો જુવાર લીધી સદાવ્રતને લઈ લીધું અને એ ત્યાં થાંભળી છે પછી આડો પેલો ઠેલ કહેવાય એ છે અને એમાં કડું છે હિંચકાનું જુલાનું કળું એ મહારાજ એકાદથી પકડી અને ઊભા છે થોડી વાર તો દાસીએ મહારાજને પણ એવું કીધું કે હું આપું સદાવ્રતમાં કીધું મહારાજ કે ભિક્ષામ દેહિ તો એ દાસી કીધું કામમાં છે કે અહીંયા થોડી વાર મારો તો હું નવરીથી ને આગળ આપીશ એ ઓશ્રીમાં મહારાજ આંટા માર્યા છે અને પછી આ કડું પકડી રાહ જોયે છે એ આજે પણ લોકોએ કડું પકડી અને મહારાજની સ્મૃતિથી ત્યાં પગે લાગે છે ને એ સ્મૃતિમાં ખોવાય છે કે અહીંયા મહારાજ નીલકંઠવર્ણી રૂપે હવે આ જુઓ જે આ કરુણા સિવાય કોણ કરે ભાગી જાય ને કોને કોને છે અને એમનો સ્વભાવ જોતા રોકાય પણ છતાંય જોવો ત્યાં આટા માર્યા ઓસરીમાં પગલા પાડ્યા અને ઘર આજે પણ સચવાયેલું છે એ કડું પણ છે બધા અડી અડીને એટલું લીસું થઈ ગયું છે ને કે આપણને આમ ગમે બુદ્ધે જ જાઓ દર્શન કરવા જેવું છે જુવાર લીધી અને મહારાજ ગામની બહાર ગયા અને એમાંથી પાંચ દાણા જેટલું જુવાર મહારાજે પોતાના મુખમાં મૂકીને જીમા અને બાકીની પ્રસંગ સાવ સાદો છે ને સાંભળેલો છે જાણીતો છે પણ બધી જુવાર પછી ગામની બહાર જે કબૂતર હતા ને એ જોઈને મહારાજે નાખી જુવાર અને નાખતા જઈને કહેતા જાય જાઓ બધા કચ્છમાં સત્સંગી થાય જો જાઓ જાઓ બધા કચ્છમાં સત્સંગી થાય જાઓ કેમ કાંતિભાઈ શું ખબર આપડે એમાં મોટું મજબૂત કબૂતર હોય તો પણ આવો આ કરુણા જુઓ કે એવી રીતે આપણે ક્યાંક કોઈ પ્રસાદીનો દાણો કંઈ અનાજ કોઈ સાધુ જમતા જમતા એનું હેઠળ પડી ગયું છે એ જીમાશું કોઈ એવો જોગ થયો છે અને એમાંથી આપણે આ પુણ્ય પ્રતાપે આજે આ મનુષ્યનો દેહ એ સત્સંગમાં બેઠા છે એક એકનો જો અહીં હિસ્ટ્રી ખોલવામાં આવે તો ગજબ અજબની વાતો નીકળો અજબ ગજબની વાતો નીકળ કરુણાથી છે ને જો ગુણાતીતાન સ્વામી જૂનાગઢ મંદિરની ગાયોને માટે ઘાસ વડાવવાની એવું બધું જાય વીડમાં જૂનાગઢના નવા બે બીડ આપ્યું હતું એટલે એમાં ઘાસ વડાવવા માટે બધા સો દોઢસો બધા પાર્ષદોન સંતો હરિભક્તોને બધા ગુણાતીતાન સ્વામી લઈ જતા અને ત્યાં વડાવે અને સાથે વચનામાં વંચાવે કથા વાર્તા તો અડધો અડધો કલાકે ઇન્ટરવોલ પાડીને સ્વામી કથા કરે અને વળી વઢાવે આ બધું ચાલતું હોય એમાં એકવાર સ્વામી ઓલા બધા વાળતા હતા અને સ્વામી એક ઝાડની નાનકડી પાતળી સોટી લઈ અને પેલા જીવડા બધા ઉડતા હોય ને વાણિયા જેવા હેલિકોપ્ટર જેવા એ બધાને આમ સ્વામી આમ સોટી અડાડતા જાય સોટી અડાડે એટલે કોઈ કે સ્વામી આ શું રમત કરતા છે આમ લાગે ને આવા સાધુવાળી જીવડાઓ સાથે તમે તમે સ્વામી આ શું કરો છો તો કે આ બધાને અમે મુમુખ શું કરીએ છીએ આ બધા સત્સંગમાં આવશે હરિભજન કરશે ને શ્રીજી મહારાજને પામશે ખોટી અડાડી અડાડી એનું તો કામ જ થઈ ગયું ક્યાં ભટકતા કોઈ રીતે મેળ પડે નહીં ટૂંકું થઈ ગયું ને સીધો સત્સંગમાં આવે અને સહજાનંદ સ્વામી ભજન કરી નક્ષરધામમાં વયો છે શોર્ટકટ કેટલું થઈ ગયું કરૂણા વગર થાય છે બસ આવી જ રીતે આપણને ક્યાંક કોઈ સંજોગે મનુષ્યનો જન્મ મળ્યો અરે પાપીમાં પાપીને પણ જે મનુષ્ય જન્મ મેળ્યો હશે ને તો એમાં આપણને માનવાને કારણ દેખાય છે કે ક્યાંક કોઈ સતનો જોગ થઈ ગયો હશે ત્યારે એને ચાર પગ છૂટી અને આ મનુષ્યનો જન્મ આવ્યો છે એ વગર તો મળે જ નહીં તો કેવળ કરુણા અને જોવાની વાત એ છે કે એ જ મનુષ્યનું શરીર આપ્યું સરસ મજાની બુદ્ધિ આપી વિચારવાની શક્તિ આપી બોલી શકાય એવી વાણી આપી એ જ વાણીથી શું બોલે ભગવાન જેવું કશું છે જ નહીં જેના આપેલા સાધનોથી આ જીવે છે એ જીભથી આખી જિંદગી કેટલાય લોકો નથી મંડ્યા રાત દિવસ એક પ્રોફેસર હતા ને એ સ્કૂલમાં બાળકો હોય બસ પણ છઠ્ઠા આઠમાને બસ એ પેલો શિક્ષક બસ આ આવી જ વાતો કરે ભગવાન જેવું કશું નથી જો આ ચોકની લાકડી છે ને પેલો લખવાનો ચોક એને હું અહીંથી મૂકી દઉં છું જો અને આથી દડીને નીચે જઈ અને જો પડી ગઈ ને ભાંગી ગઈ ને આને અખંડ રાખે ને તો ભગવાન હોય બોલે ચોકની લાકડી કેમ અખંડ અહીંથી આમ મૂકે તો અહીંથી ખભેથી મૂકી દે એમ પડી જાય એટલે ભાંગી જ જવાની છે અને રોજ આવી રીતે છોકરાઓને કહી અને એને નાસ્તિકવાદનો સિદ્ધાંત આપે જોઈને ભાંગી ગઈ ને ભગવાન જેવું કશું નથી ભગવાન હોય તો આને અખંડ રાખી દે પછી આ આ વાત એક છોકરાએ ઘરે એને કીધેલી મા કે અમારા શિક્ષક છે ને આવું કરે છે એ બહુ પરિવાર ધાર્મિક અને એમણે ભગવાનને પ્રાર્થના કરી બેટા આ જે બોલે ને તો તું કહેજે કે સાહેબ ખરેખર ભગવાન છે અને તમે ચોકની લાકડી મૂકો ના ભાંગે અને છોકરાને એટલો વિશ્વાસ બેસી ગયો મા બાપના વેજનો ઉપર અને ભક્તિનો સંસ્કાર અને જેવી પહેલાં વાત ઉપાડી કે જો બહુ હું આ મૂકું છું આ સ્ટીક છે ને એથી મૂકું ચોક સ્ટીક અને હમણાં નીચે ભાંગી જશે જો અખંડ રહે ને તો હું માનું ભગવાન છે અને પેલો છોકરો ઉભો થયો સાહેબ ખરેખર ભગવાન છે આજે અહંકાર ઘવાયો અને છોકરો જે માનતો હતો એ પ્રભુ નામ રામ કે શ્રી કૃષ્ણ જે હશે જપ્પા માંડ્યો અને સાહેબ અહીંથી આમ ચોક લાકડી મૂકી કુદરતી કરું કોણ જાણે શું આમ લફરી આમ કોટ ઉપર થઈ પેન્ટ ઉપર થઈ ધીમેથી બૂટ ઉપર પડી નીચે દડી અખંડ અકબંધ રહ્યું સોપો પડી ગયો પેલા છોકરાએ કીધું કે સાહેબ હવે તો માનો છો ને ભગવાન છે ત્યારે એમને એટલું કહ્યું હશે એમ થતું નથી તોય જે વાણી નહીતર કોને આપી જે બુદ્ધિ તર્ક કરે છે ને એ કોને આપી શકતી એટલે જ કોઈ સરસ કીધું ને કે મને એ જોઈને હજારો વાર હસવું આવે છે પ્રભુ મને એ જોઈને હજારો વાર હસવું આવે છે કેમ કે આજે તારા બનાવેલા પ્રભુ તને બનાવે છે તારા જ બનાવેલા પ્રભુ આજ તને બનાવે છે અને રામકૃષ્ણ પરમંશનો તો સરસ ઘટના પ્રસંગ છે જ કેશવચંદ્ર સેન પૂરો નાસ્તિક પૂરા બૌદ્ધિક પૂરા તાર્કિક ઈશ્વરમાં અંશપાત્ર પણ માને નહીં અને રામકૃષ્ણ પરમહંશનો ભક્તિનો પ્રવાહ એવો અદભુત બંગાળમાં ચાલે અને એની વાતો ખૂબ ચાલે કેશવચંદ્રસેનને થયું કે પરમંશ હવે હિસ્ટ્રી જાણું છું એ તો કોઈ ભીણા નથી એ મારી આગળ શું એનો તર્ક આ તો ભાવુકતામાં બધી ભક્તિ કરે છે અને કેશવચંદ્રસેન રામ રામકૃષ્ણ પરમવંશ પાસે આવ્યા મારે આપની સાથે શાસ્ત્રાર્થ કરવો છે અરે બાપા હું શાસ્ત્રમાં શું જાણું હું તો ધૂન લઉં ઠાકોરજીની ભજન કરીએ આપણે સાથે મળીને કે નહીં મારે તમને તર્કથી તમને સિદ્ધ કરવું છે કે ઈશ્વર નથી પરમ કે તારે હોય તો કેવા બાળક જેવા નિર્દોષ હોય નહીં પહોંચેલા તો એમ જ હોય ને તારે સમજાવ સંભળાવવું હોય તો હું સાંભળવા માટે તરું મારા ઠાકોરજીની કથા ક્યાંથી લે એને એમાં ઠાકોરજીની કથા દેખાય છે મારા ઠાકોરજીની કથા ક્યાંથી આ બેઠા સંભળાવો અને કેશવચંદ્રસેને એવી તાર્કિક રીતે બધી વાતો કરી કે આમાં ઈશ્વર જેવું કંઈ નથી આ આ પદાર્થ છે આ પદાર્થમાંથી આવું થાય છે આમાંથી આવું થાય છે એનો ધર્મ આવો છે આ ભેળું કરીએ ચૂનો ભેળો કરીએ ફલાણું નાખીએ તો લાલ રંગ થાય તો ધોળો રંગ હતો ધોળો ચૂનો હતો આલું હતું એમાંથી લાલ ક્યાં થયું રંગ ક્યાંથી આવ્યો એમાં બધું પ્રકૃતિમાં આવી રીતે થયા કરે છે આમાં ઈશ્વર કંઈ કરતા નથી ઘણું બધું એને તાર્કિક રીતે સમજાવ અને જેમ જેમ તર્ક ની દલીલ બ્રહ્માંડ સુધી આપે એમ એમ પરમંશ ખીલતા જાય શું વાત કરે વાહ વા પેલો કાપતો જાય અને પરમશી વાહ વાહ કરતા જાય એને એમ થયું કા તો ગાંડો છે શું વચ્ચે પૂછી લીધું કે તમે હું તમે જેને માનો છો એની જ વાત કાપું છું અને છતાં તમે આટલા ખુશ થાવ છો ત્યારે પરમહંશે કીધું કે હું તો એ જ દર્શન કરું છું કે મારા પ્રભુ તારામાં રહીને કેવું બોલી રહ્યા છે તર્ક શક્તિ આપનાર પણ ભગવાન મારો જ ભગવાન છે હું તો એ વિચારું છું કે ભગવાન પોતે પોતાની વિરુદ્ધમાં ગોડ વર્ષ ગુડ ગોડ ભગવાન પોતાના વિરુદ્ધમાં કેવું બોલી શકે આજે હું એનો અનુભવ કરી રહ્યો છું બુદ્ધિ આપનાર પણ એ જ છે ને છેવટે પછી એક વાત રામકૃષ્ણ પરમસે કહી બસ ગુલાબનું ફૂલ પીડ્યું હતું ને એટલે કેશવચંદ્ર સેન કીધું કે આ શું છે ગુલાબનું ફૂલ છે તો હું કઉ છું કે નથી હું કઉ છું કે નથી પરમશજી કઈ એમાં આઈટા જાય એવા તો ના જ હોય હું કઉ છું કે નથી ગુલાબનું ફૂલ અરે બાપજી આ સામે દેખાય છે અને તમે કઈ રીતે ના પાડી શકો કેશવ ચંદ્ર એવી જ રીતે હું ભગવાન મારી બાજુમાં બેઠેલો દેખું છું હું કઈ રીતે ના પાડું નથી હું તને નજરે જોઉં છું અને હું કઈ રીતે કઉ કે નથી તને દેખાતો નથી તારી બુદ્ધિની તારી ભાવના તારી આંખની કચાશ અને ત્યારે કેશવ ચંદ્ર લખ્યું કે એક અનપઢ વ્યક્તિની પાસે હું તમામ વિદ્યાઓ હારી જાઉં છું તર્ક આપ્યો બુદ્ધિ આપી એનાથી માણસ એનું ખંડન કરે છે કરુણા તે પાપી માં પાપી ને તોય ભગવાન એને જમ આપે છે લ્યો સવાર સાંજ બે ટાઈમ સાંજે બપોરે સાંજે જમવાનું સવારે ચા પાણી નાસ્તો જાવ અમે વિષ્ણુ રજા ઉપર ઉતારી દઈ અને બ્રહ્માનંદ સ્વામી ને આપ્યું આ ઇતિહાસ તમને ક્યાં મળે બ્રહ્માનંદ સ્વામી ને વિષ્ણુ જેમ પોષણ આપવાનું કામ આપી દીધું ને બ્રહ્માનંદ સ્વામી આખા બ્રહ્માંડમાં પોષણ કરે અનંત જીવોનું ઓહો આખો દિવસ આ બ્રહ્માનંદ સ્વામી કામ ચંભાયું અને વિષ્ણુ રજા ઉપર હોલીડે ઉપર જતા રહ્યા સાંજ પડી અને મહારાજે સભામાં કીધું કેમ બ્રહ્માનંદ સ્વામી બહુ મહારાજ બધું બધું બધું ઘણું બધું જોયું જાણ્યું અનુભવ્યું ઠીક વિષ્ણુનું કામ પોષણનું છે તમે કોઈને ભૂખ્યા નથી રાખ્યા ને તો કે મહારાજ એકને રાખ્યો તો કે કેમ અતિ પાપી મેં આવો પાપી કોઈ દિવસ નથી જોયો તો કે એને વિષ્ણુ પોષણ કરતા હતા ત્રણ ટાઈમ જમાડતા હતા ખવડાવતા હતા તમારું કામ નહીં પાછું સોંપી દો લો અને ચલો સાંજ સવારી આપણે પેલી કથામાં કહેવાય છે ને કે સાધુ ત્યાં એક ચોર આવ્યો અને પગમાં પડી ગયો કે બાપજી મને ક્યાંય રહેવાનું સ્થાન નથી આજની મને વખતે તમે રહેવા દો પછી હું જતો રહ્યો અને હું ભૂખ્યો છું તો મને જમવાનું આપો એટલે પેલા એ સાધુ કીધું વાંધો ને તો આશ્રમ છે અમે જમાડતા જોઈએ બેસી જ પતરાવળ હુસે એમાં રોટલી ને એવું બધું મૂક્યું અને કીધું ભાઈ તમે પાંચ વાર રામનું નામ લ્યો અથવા ઓમ બોલો કૃષ્ણ બોલો પાંચ વાર લ્યો નામ પછી જમો મારો નિયમ છે બોલ્યો કે હું નામ ના લઉં એક હું ભગવાન માનતો જ નથી હું નામ ના લઉં પેલો સાધુ કે તો હું તને જમવા ના આપું પાંચ વાર તું ભગવાનનું રામનું નામ લે શિવનું નામ લે તારે જે પણ ભગવાનનું નામ પાંચ વાર લે પછી તને જમવા દઉં પેલો કે હું ના લો તો સાધુ કે તો હું તને જમવા ના દઉં તો મારે નથી જ જમવું કેવો ઊભો થઈ ગયો અને સાધુ કે જતો રે અહીંથી કાઢી મૂક્યો બોલ હતું એ બધું એ બાજુ મૂકી દીધું એ પેલો ગયો અને આકાશવાણી થઈ ઓ સાધુ રામ હમણાં જે આગંતુક આવ્યો હતો અને તે એને જમવા ના આપ્યું એની અવસ્થા કેટલી હતી અરે પ્રભુ ચાલીસ વર્ષનો હશે તો કે મારામાં નથી માનતો ને તોય મેં ચાલીસ વર્ષથી હું જમાડું છું તું એને એક ટંક સાચવી ન શક્યો મને સતત ગાળો દે છે છતાંય ચાલીસ વર્ષથી મેં ગર્ભમાં પણ પોષણ કર્યું અને ચાલીસ વર્ષ સુધી હું ટાઈમ જમાડું છું તું એક ટંક એને ન જમવાનો આપી શક્યો અને સાધુ અને આંખમાં આંસુની ધાર થઈ ગઈ અને દોડ્યો પેલા ને ગોયતો એના પગમાં પડ્યા અને એને પાછો લઈ આવ્યા અને એને જમાડ્યો અને જળો પોષ સાંજ સવાર આપણે સત્સંગી છે એને હરિભક્તો છે સાધુઓ છે બોલો ઘણી કામકાજની ધમાલમાં આખો દિવસ ભૂલી જાય ભગવાનને તોય આપણને જમવા આપે છે એ એવું થોડું કે આજે તે નથી મને યાદ કર્યો આજે ત્યાં સુધી ખાવા દે કે નહીં જોવો તો ખરા એ નહીં એના હાથમાં છે ભૂખ્યા મારી નાખવા શું કરે છતાંય આપે છે એના સામ્રાજ્યમાં રહેવાનું એની હવા પાણીનો ઉપયોગ કરવાનો બધું જ સામગ્રી તમારા જ ઘરમાં રહેવું તમારું જ ખાવું પીવું અને તમારો જ વિરોધ કરે કોઈ ઘરમાં રેવા દે અને ઘરમાં રાખે કરુણાથી રાખે છે એક તમને મનાય તો આમાં ભણેલા ગણેલા બધા બેઠા હશે હું તો એમ નહી કહું વિચારવા જેવી વાત છે આ વૈજ્ઞાનિકો ઘણા વર્ષથી આગાહી કરે છે હવે બધું નાશ થઈ જવાનો છે ના મને જે ફીલ થયું હોય ને એ હું તમને કહેવા માગું છું એટલે કહું છું વૈજ્ઞાનિકો જરાય ખોટા નથી આ બે હજાર ભૂકો નીકળી જવાનો છે એ સાવ સાચું છે વૈજ્ઞાનિકો જરાય ખોટા નથી ના હું દિલથી કહું છું જો ઘણા તો સાવ ચૂપ થઈ ગયા થઈ રહ્યા છું સાયલ સગાઈ આ બધું શું પણ સાવ સાચી વાત છે બે નું છે ને એ ભૂકો નીકળી જવાનો જ છે એ મિનમેખ વખત ની ની વાત છે સાવ સાચી વાત ઓગણીસો ને નું યાદ છે ત્યારે છે ને લખાતું વરસાદ આવ્યા ન હતા બરસ અઢી અઢી તેંતર વર્ષ જેવું થઈ ગયું હતું ભયંકર દુષ્કાળ અને ત્યારે શું લેખો આવતા અને શું વાતો કરતા લોકો કે વરસાદ તો હવે આવતી પેઢીવાળા છોકરાઓને આપણે ચિત્રમાં ચિતરીને બતાવવો પડશે કે આને વરસાદ કહેવાય ને આમ ઉપરથી પડે હવે હવે કોઈ વરસાદ થવાની શક્યતા નથી એટલા બધા વેધર બગડી ગયા છે આ ગ્લોબલ વોર્મિંગ એટલું બધું થઈ ગયું છે હવે વરસાદની બધી જે બાષ્પ થવી જોઈએ બધી જ ખલાસ થઈ જાય છે એટલે વરસાદના વાદળો બંધાવાના જ નથી ત્રણ ત્રણ વરસ થઈ ગયા હવે ધીમે ધીમે બધું જ ખલાસ થઈ જવાનું છે અને આ બરફ જે છે ને બધો હવે ઓગળવાનો છે દરિયાની સપાટી તો બબે વાહડા ઊંચી વહી જવાની છે બબ્બે વાહણા અને આ બધા નગરો છે ને પાણીમાં ડૂબી જવાના છે પૃથ્વી તો ક્યાંય દેખાવાના જ નથી અને ગરમી જેટલી વધવાની છે શિયાળો ગોઈતો નહીં જડ ટાઈટ કેવી પડે અને વરસાદ ચિત્રમાં બતાવવો પડશે એ જ વર્ષે એવો પીડ્યો ને તો અમુક જગ્યાએ તો તાબાહી કરી નાખી એટલો પીડ્યો અને બરફ પડે છે તમે જુઓ ઠંડી નહીં પડે એની જગ્યાએ ઠંડી વધતી જાય છે વરસાદ વધતા જાય છે અને ભૂકંપ માટે તો કેટલું બતાવી દીધું આ સિટી આટલી આટલી ફોલ્ટ લાઇન ઉપર છે એપી સેન્ટરમાં આટલા આટલા નગરો છે અને ગમે ત્યારે ભૂકો બોલશે અને હિમાલયમાં તો એવો ડગ લઈ જવાનો છે એવું એપી સેન્ટર એનું છે ને એવા એવો ભૂકંપ આવવાનો છે દસ પોઈન્ટ કંઈક ઉપર કીધો આપણે તો હાથ ને આઠ ને નવ સાંભળ્યો છે તો બોકડા બોલી ગયા આ તો વધારે દસ દસ દસ પોઈન્ટમાં તારીખો આપે છે વૈજ્ઞાનિક ની દ્રષ્ટિએ બિલકુલ ખોટા નથી ગણતરીઓ બિલકુલ સાચી છે સાવ સાચું દિલથી કઉચ છું ઠાકો ની સાક્ષ્ય કવ છું વૈજ્ઞાનિકો ની ગણતરી સાવ સાચી છે પણ કૃપા કરીને ઠાકોરજી બધું બંધ કરે છે ગણતરી કઈ ખોટી નથી હિસાબથી કે છે પણ ઠાકોરજી એને જીવાડવું છે દયા આવી જાય છે એટલે બધી રીતે તમે જોવો ને કેવા ફેરફાર કરી નાખે છે ધોધમાર વરસાદ આપે છે ધોધમાર તમારે ઋતુ આપે છે ફળ ફળાદી પકાવે છે બધું પકાવે છે જો કેટલી જગ્યાએ તો કેટલા દૂધ અનાજ આ નાખી દેવા પડે આપણે વ્યવસ્થા નથી કરી શકતા અલગ વસ્તુ છે પણ ઠાકોરજી આપી જવાનો વૈજ્ઞાનિક સાવ સાચું પણ કૃપા કરીને ઠાકોરજી નહીં થવા દે મુંજાતા નહીં હા તમે તમારે ધામધૂમથી લગ્ન કરજો કરુણાથી અને આ જે અત્યારે અણુબમ ને બધા હથિયારો પકડી પકડી ઉભા છે અને ત્રાસવાદીઓ જે રીતે ભુરાટા થયા છે એમાં ભારતનું તો ક્યાંય બચે ચારે બાજુ સીમાડા ખુલ્લા આપણને ચારે બાજુથી દબાવે આ બાજુથી પાકિસ્તાન દબાવે આ બાજુથી લંકા દબાવે પેલી બાજુ ચીન તો આખી સીમા ઓળંગી ઓળંગી અંદર આવી જાય અને તોય આપણે બધા કે તમે તમારે કંઈ બોલતા નહીં લખતા નહીં આવવા પછી જોઈશું નિરાયતે જોઈશું અને છતાંય આપણે બેઠા છીએ કાંઈ કરી નથી શકતા બોલે કોણ બચાવે છે ઠાકોરજી જ બચાવે રશિયા સામે ત્યાંથી એક બહુ મોટો નાસ્તિક ભારતમાં ફરવા આવ્યો અઠવાડિયા આસ્તિક થઈ ગયો તો કેમ તો ભારત નું ઠાકોરજી જ હલાવે આમાં કઈ ચાલે જ નહીં તમે જોવો ને ગમે તે ઓફિસો જાય સરકારી ઓફિસો જ્યાં જાય તો કોઈ સાહેબ હાજર ન હોય મહિના મહિના યાત્રા કરી ગમે તેમ કરીને કાલે જ આપડે ન્યુઝીલેન્ડ થી વેલા તા ને છેલ્લી ઘડિયા સુધી એની ટિકિટમાં એવા લોચા પેલા એજન્ટ માર્યા અને છતાં આજે મારી હામી બેઠો હતો બોલો એ કે અડધો કલાક પેલા પણ મને ટિકિટ મળી હું આવી ગયો તો મુંબઈ પ્લેન અને પાયલોટ સુઈ ગયો બોલું સીધું ગયું મુંબઈ વળોટી ગયું બોલો ગયો બોલો તો કંટ્રોલ ટાવર થી એને હેલો હેલો હેલો કરે પણ બોલો સાંભળે ક્યાં પછી ખબર પડી કાતો આખી ચોરી પાછું વાળી લઈ આવ્યો આ ફોટું જરાય નથી સાચું છે આ આપડે એરપોર્ટમાં કુતરા આટા મારતા હોય બોલો હવે એકાદું ભટકાય છતાં આરામથી પ્લેન ઉતરે છે તમારા છોકરાને ભણવા મોકલો સલામત પાછો ન આવે એવું વાતાવરણ છે છતાં હવ ના ટાબરી આવી જાય છે ને સૌ ના પપ્પા મમ્મી આઈ ગયો આ જે રીતે પતંગ ઉડાડે છે એમાં બહુ એકાદ કિસ્સો બનતો હોય કે લગભગ ગળા કપાઈ જાય છતાંય જો લેર થી બધા આપણે એક એક વસ્તુ ઘાતક રીતે જીવીયે છે છતાં આપણે આપણે ઘરની બહાર નીકળીએ અને ઘરેથી પાછા ઘરે આવીએ એ જ મોટા મોટો અકસ્માત જીવતા આવ્યા ને એ જ મોટા મોટો અકસ્માત બધું તમે જો દુનિયા અણુબોમ ના પહોંચીજી તમે જોવો જ ખરા અમેરિકાના અણુબોમ અમેરિકા બેઠું બેઠું સાચવવા માટે તલપાપડ થાય એને બીક લાગે અમારો કોઈ ફેંકી ન દે એને બદલે એને લીધે આપણે સલામત નહી આપણી ચિંતા અમેરિકા શું કામ કરે અણુબોમ ત્રાસ હાથમાં નાખે ક્યાં આપણા ઉપર જ નાખે ને ધાર્મિક બીજું પછી વાળે છતાં હવે એવી રીતે આંટી પડી ગઈ છે કે એનું બધું એ બેઠો બેઠો ત્યાં જોઈ રાખે છે કે ગમે તે થાય ઊંધું ચતું કરીને અણુબમ ઓલા હાથમાં જવા ન જોઈએ કેમ એના ઉપર ભાઈ પ્રતાપ છે કોણ કે ભજન રથ બાતલ જાય છે ભલા માણસ કેવળ કરુણા છે આ બધું આ ખરેખર આપડે ધરતી માં કઈ રેવા નથી દીધું જેમાં કોલસો કાઢ લીધો આરસ કાઢીધો પાણા કાઢી ખનીજ કાઢ લીધું ઓઇલ ક્રૂડ બધું જે નીકળેલું બધું કરકોલી કરકોલી અને ખરેખર ભૂકંપ થાય એવું છે ક્યાંય રેવા દઈએ ફોલો કરી નાખ્યું ઉંદર નહીં ઘરમાં કોતરી નાખે એવી પૃથ્વી કરી દી ઠાકોર જે ગમે લાકડા ભરાવીને આમ રાખ્યું છે ઊભું છે પછી બહુ ઓયલું થઈ જશે ને પછી નિરાશ થઈ જશે જયારે કોઈ ભજન કરનારા નહીં રે લખ્યું છો ભાગવત એવું કે ભજન ઘટી જાય છે કોઈ પછી નામ લેરા નહીં રહે અને કોઈ કથાએ નહીં રહે કાનારાય નહીં રહે કથા કરનારાય નહીં રે ત્યારે પ્રલય થઈ જાય છે હા મનાય નહીં એવી વાત પણ હકીકત છે કરુણા છે પછી તો કરોડ સવા કરોડ સવા સો કરોડની વસ્તી હોય હવે અમદાવાદની સાઠ સિત્તેર લાખ હોય એક્સિડન્ટ થાય ને આખા દિવસમાં પાંચ જણા મરે એ કંઈ મર્યા કહેવાય પ્રિન્ટ કેતા હો હું તમને વંચાવી શકું એમ છું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર પડ્યા ત્યારે હકીકતમાં એના ફૂલ અવર્સ કાર્યક્રમમાં પચાસ માણસ એની ઓફિસિસ હોય છે વિશ્વના અને તે દિવસે ફક્ત પાંચ હજાર જ માણસ હતા એટલો બધો ન્યૂયોર્કમાં ટ્રાફિક જામ હતો કે કોઈ લોકો ટાઈમસર પહોંચી જ ન શક્યા વિમાન અથડાઈ ગયા પિસ્તાલીસ માણસનું એટલે ઘણા કહેતા હતા ને પછી એમાં લખ્યું છું કે આ ભટકાઈ ગયા આવી રીતે ભાંગી ગયું એટલા માણસો પાંચ મરી ગયા તો ભગવાન ક્યાં હતો ભગવાન ટ્રાફિક જામ કરવામાં પિસ્તાલીસ હજારને બચાવ્યા લખેલું છે પુસ્તકો છે ને જો બચાવે જ છે ને દરિયામાં સુનામી થાય આપડે પેલા સાંભળા નહોતા કે ન્યા થી નીકળે બબા બબા બબા કરતો કરુણા કૃપાળ છે સાચવે જ છે ભાઈ પણ આપણને ખબર નથી એની આપણને ગણતરીમાં લેતા નથી ખ્યાલ નથી એટલે એટલે બહુ સરસ મજાની પેલી વાત છે ને કે એક વૃદ્ધ મહિલા હતી મારે તો પછી શ્રીજી મહારાજની કરુણા ઉપર જવું છે આ કઈ કઈ નહીં કે આપણને જે મેળા છે કેવા કરુણા છે કેવું છે એ મારે કેવા જાવ વૃદ્ધ મહિલા એકલી અટોલી ખાવા પીવાની સગવડતા ના રહી એટલે ભગવાન કાગળ લખ્યો પેન્સિલથી પોસ્ટકાર્ડ લખ્યો ખુલ્લો બીજું તો હોય શું એની પાસે અને લખ્યું મારા વાલા ભગવાનને માલમ ધાર હું એકલી ઓટલી મારો કોઈ આધાર નહીં સર્વનો આધાર તું મારી જીવાઈ માટે મારે સો રૂપિયાની જરૂર છે તું કૃપા કરીને મોકલજે તારો લાખ લાખ આભાર મુકામ પોષે સ્વર્ગ ભગવાનને પહોંચે અને એ પોસ્ટ ઓફિસના ડબ્બામાં નાખ્યો કાગળ હા જે નાખ્યા આવું ભોળા બિચારા ભગવાન તો એ કાગળ આવે પોસ્ટ ઓફિસમાં અને ત્યાં બધું ડિસ્ટ્રીબ્યુટ થાય ટપાલ એટલે ભલે ગમત માં જાય ને હેડમાસ્ટરને જ આપ્યો ઓફિસ ના લેવ સાહેબ તમે જ દેવો આ કાગળ આવ્યો છે વાંચો અને હેડમાસ્ટર હતા એમને પોસ્ટ ઓફિસ એમણે આ વાંચ્યું અને એને આંખ આંખમાં આંસુ આવે કે આ કેટલી ભોળી છે ભગવાનને કાગળ લખ્યો છે આપણે સમજીએ છીએ પણ એને ખબર નથી કે આ કાગળ એને ન પહોંચે ભાઈઓ મારું એવું કેવું છે જો હું સૌથી પહેલાં દસ રૂપિયા હું કાઢું સૌ યથાશક્તિ કાઢો અને ખંડ કરો પેળું થઈ જાય અને આપણે તો પોસ્ટ ઓફિસના જે માણસો ટપાલી એ એરિયાનો જે હોય એ જૈન માજીને આપે કેટલા એ જમાના તો બઉ થઈ ગયા કે ચાલો હવે હેડમાસ્ટર માં દસ કાઢી શકતો હોય અને બીજા દિવસે તરત ટપાલી એ પંચોતેર રૂપિયા લઈ માજીની પાસે આવ્યો માજીને જયનારાયણ કર્યા અને કહ્યું માજી તમે આવો ભગવાનને કાગળ લખ્યો તો કે હા તો ભગવાને પૈસા મોકલ્યા છે લાવો લાવો ભગવાન દયાળું છે જોઈને મારો તરત પ્રાર્થનાનો અવાજ સાંભળ્યો અને કીધું કી લો પંચોતેર રૂપિયા મોકલ્યા છે માજીએ લઈ લીધા ટપા લેવી ગયો તો માજીએ પાછો કાગળ લખ્યો કે પારા ભગવાનને માલમ થાય તમારી પાસે જે માગે એને તમે એટલું જ આપો ક્યારે ઓછું આપો નહીં મને પંચોતેર રૂપિયા મળ્યા છે હવે બીજી વાર હું તમને કાગળ લખું અને રૂપિયા મોકલો તો ટપાલ ખાતાવાળા મારફત મોકલતા નહીં એ પચીસ રૂપિયા ખાઈ જાય છે એ કાગળ પાછો આવ્યો પોસ્ટ ઓફિસમાં આને હેડમાસ્ટર નાખ્યો લો સાહેબ વાંચો કરો દયા ધરમ સાહેબે વાંચ્યો પણ શું બોલાય જેને જ આપ્યું હતું એના ઉપર આક્ષેપ આવ્યો કે ખાઈ જાય છે કેમ ખબર નથી એમ આપણને ઠાકોરજી જીવાડે છે પણ આપણે ખબર નથી ને એની કૃપાની એટલે આપણે એના ઉપર આક્ષેપો નાખ્યો છે પણ જયારે માજીને ખબર પડે કે પંચોતેર રૂપિયા તો આ બધા પોસ્ટ માસ્ટરે એનામાંથી કાપીને આપ્યા છે ત્યારે શું થાય જાણે તો જ માણે ભાઈ એટલે અમુક પ્રાર્થનાઓ જે છે ને એ કરવા જેવી છે ને થોડીક વિચારવા જેવી છે જો ઇમોશનલી છે હો અને થોડીક વૈચારિક પણ ખરી વિચારજો આપણે રાત્રે સુવાનું કરીએ અને કોઈ અવાજ પરિવારમાં કરે તો ગમતું નથી ઘસઘસાટ ઊંઘમાં આપણને કોઈ ઉઠાડે તો ગમતું નથી સવારનો સમય થયો છે ને મા બાપ ઉઠાડે તો બાળકને ગમતું નથી તમને જો સવારના વહેલાં કોઈ ઉઠાડે તો ઘરમાંથી કોઈ ઉઠાડે તો એ ગમતું નથી કહ્યું હોય મારે આટલા વાગે જવું છે તમારા ઘરના ઉઠાડે તો ગમતું નથી ઘરમાં કોઈ મા બાપ શિખામણ આપે તો એ ગમતું નથી કોઈ સાધુ સંતો સારી વાત શિખામણને કહે તો ગમતું નથી એ સાંભળવું ગમતું નથી ત્યારે વિચારવું કે મને કોઈ સારી વાત કહે છે શિખામણ આપે છે ક્યારેક કરવું કોઈ કહે છે એ મને સાંભળવું ગમતું નથી પણ હે ભગવાન એવા લાખો લોકો છે જેને કાન જ નથી સાંભળી શકતા નથી હું તો આટલું સાંભળવામાં દુઃખી થાવ છું પણ જે લોકોને કાન જ નથી એનું શું થતું છે આપણે કાન તો આપ્યા છે ને આ વિચારવા જેવું છે કોઈને મનમાં એનું પિક્ચર જોવા જવું છે ઘરમાં જવા નથી દેતા ક્રિકેટ જોવા જવું છે જવા નથી દેતા આબુ કે એવા જગ્યાએ ફરવા જવું છે મા બાપ જવા નથી દેતા ટીવીની સિરિયલ જોવી છે મા બાપ જોવા નથી દેતા કોઈને સ્વિટરલેન્ડ ફરવા જવું છે મા બાપ હા નથી પાડતા અમેરિકા દેશ પર જે ફરવા જવું છે પણ જવા નથી દેતા મનમાં દુઃખ લાગે છે ને કે મારે જ્યાં જવું છે ત્યાં મને કોઈ જવા દેતું ત્યારે વિચારવું કે એવા કેટલા લોકો છે જેને આંખે અંધ છે મારે તો મનગમતું જોવું છે અને મને દુઃખ થાય છે જોવા નથી દેતા પણ એવા કેટલા લોકો અંધ છે તો મને ભગવાને આંખો તો આપી છે અને જેને આંખો જ નથી એનું શું થાય જેને કાન નથી એનું શું થાય કોઈને પોતાનું રૂપ ઊંચાઈ પોતાનું કુળ એનું ક્યારેક ક્યારેક એને દુઃખ થતું હોય અરે ભાઈ હવે એ દુઃખ તો અલગ જ વસ્તુ છે પણ આપણને સાવ સાજા સારા બધા અંગ ઉપાંગે સહિત રાખી અને ભગવાનને જીવતા રાખ્યા છે એ મોટી કરુણાને કોઈને નાનકડું ઘર છે અને એને મોટું મકાન લેવું છે છાપામાં વાંચે છે ટીવીમાં એડ જોવે છે દુઃખ થાય છે તમને સરસ મકાન મળતું નથી એમાં સ્વિમિંગ પૂલ નથી ફલાણું નથી આ ડ્રોઈંગ રૂમ નથી આમ નથી ગાર્ડન નથી બેકયાર્ડ નથી ફ્રન્ટયાર્ડ નથી હે અમે તો ભાડે જ રહીએ છીએ ને ઘરનું મકાન કેદી થશે ત્યારે વિચાર કરવો કે કેટલા લોકો છે કે જે આવી ઠંડીમાં પણ ફૂટપાથ ઉપર સૂઈ રહ્યા છે આપણે ભગવાને ક્યાંય એવા તો નથી રાખ્યા ને જો કરુણા વિચારો પરિવાર છે એમ એમ થાય છે કે મોટો ભાઈ માનતા નથી નાનો ભાઈ માનતા નથી છોકરાઓ કલક કરે છે દૂધ ઢોળે છે નાંઠ ઢોળે છે ને પાણી ઢોળે છે ને ગાળાવાળા પગ કરે છે ને આ કાલીચા બગાડે છે ને જાજમ બગાડે છે કોઈ કોઈ છોકરાઓ કયું માનતા નથી કાબૂમાં રહેતા નથી ઘરમાં થોડું કામ થાય છે એકબીજાનું માનતા નથી ત્યારે વિચારવું કે એવા કેટલા લોકો છે કે જેને એકલવાયુ જીવન જીવે છે કોઈ નથી એની પાસે ત્યારે પરિવાર તો આપ્યો છે ભગવાને પાંચ જણા ઘરમાં તો છે અને એકલા એકલા જુરે છે એનું કોઈ છે નહીં તમારે સરસ મજાનું ભોજન જમવું છે આજે બીજું જમવું છે ત્રીજું જમવું છે ચાઇનીઝ ડિશ જોઈએ છે પંજાબી ખાવું છે પેલું ખાવું છે હાજર કરોડો લોકો છે ને એકવીસ કરોડ લોકોની આસપાસ ભારતમાં ભૂખ્યા સૂઈ જાય એક ટંકનું મળે ન મળે આપણે મનમાં ખાવા નથી મળતું જમવા નથી મળતું એની ફરિયાદ છે ને આજે નમક વધારે છે ફલાણ વધારે છે કે આજે તો મારે ફરસાણ જમવું એનું દુઃખ છે ભૈરાવ એનું દુઃખ હોય કે મેં આ સબ્જી મંગાવી હતી તમે લાવવા નહીં તમને એ હોય કે હું લાવી દીધું એને બનાવ્યું નહીં અને એમાંથી એવો ઝઘડો થઈ જાય તો અઠવાડિયા અઠવાડિયા સુધી બોલવાનું બંધ થઈ જાય ત્યારે વિચારે કે એવા કેટલા લોકો છે જેને ખાવા જ નથી મળતું આપણે ખાવા તો સરસ મળે છે જમવા તો સરસ મળે જ છે ઘણા પોતાને જો સેટિસફેક્શન નથી મારે જોઈએ એવી નોકરી નથી મળતી હે ત્યારે વિચારવું કે કેટલા લોકો છે કે સાવ બેકાર છે શું પાંચસો રૂપિયાની નોકરી નથી થોડું તો થાય હો કોઈની ફોર સરસ મજાની ને પાંચ લાખની ગાડી જોઈને એમ થાય કે આપણને મળી નહીં આપણને મળી નહીં તમને સ્કૂટર તો છે ને ગણા પગ નથી બે પગ નથી હોતા બોલો પેલી પ્રાર્થના જેવું છે ને વાયજિત કરતા એવું એ જોડાની ફરિયાદ ઠાકોરજી કરવા માટે મસ્જિદ ગયા તા એ હું તારી આટલી બંદગી કરું વાયજીત જીવનમાં લખેલો પ્રસંગ એવું ખુદા પર ગુસ્સે થઈ ગયા આવો ધોમ તડકો અને મને હું તારી બંદગી રાત દિવસ કરનારો કેટલાની પાસે કરાવનારો અને મારા પગમાં બે જૂતા તને આપતા તને એટલું નથી થતું કારણ કે બે જૂતાની સગવડતા કરાવી દઉં અને એટલા બધા ખીજાઈ ગયા ભાઈજી કે મસ્જિદ તરફ ભાગ્યા આજે હું ખુદા તાલાને બંદગીમાં સંભળાવી દઉં કે મને એક જોડ જૂતા ન આપી શકે તું આખી ખલકનો માલિક પણ જેવા મસ્જિદના પગથિયા ચડવા ગયા ત્યાં પશ્ચિદની પગથિયા પાસે જ એક માણસ એવો જોયો કે જેને બે પગ કપાઈ ગયા હતા અને વાયજીત પાછા ફરી ગયા યા અલ્લાહ યા પર્વ દીગાર તે મને જૂતા ના આપ્યા તો કઈ વાંધો નહીં બે પગ તો સલામત આપ્યા છે વાયજીત પાછા ફરી કરુણાઓ જો કેટલી કેટલી છે અને આપણે આગળ જેવું જે કહ્યું ને એ માયલું દુઃખ આ બેઠા કોઈને નથી કોઈને કદાચ સક પણ ન થયું એ કૃપા જ સમજવી બચાવી જ લીધા કેમ એક મહિલા જતા હતા ને તો અચાનક આમ સિટીમાં ચાલ્યા જા એમાં અવાજ આવ્યો થોભી જાવ મહિલા એકદમ ઉભી રહી ગઈ ત્યાં જ એની આગળ ઇમારત ઉપરથી આવડો મોટો પથ્થર પીડ્યો અને એ બચી ગઈ આને થયું કે આ અવાજ આવ્યો હું બચી ગઈ મને કહી સાવચેત કરી તો વળી આગળ આવેલા ત્યાં વળી પાછો આવે ત્યાં બાજુ ની ગલીમાંથી એકદમ કરતું ફોર વ્હીલ વાહન તો એટલા મહિલાએ કીધું વારે વારે મને આવી રીતે ચેતવનાર તું છે પણ તો કે હું તમારો શુભ ચિંતક વેલ વિસર છું તો કે તું મારો શુભ ચિંતક છો તો મારું લગ્ન ગોઠવાતું હતું ત્યારે ક્યાંય ગયો હતો એટલે ન થતું હોય એ શુભ છે થતું હોય એ શુભ છે બધું ઠાકોરજીની કૃપા છે એક છેલ્લી એ આ પ્રાર્થનાની વિગતમાં એક છેલ્લી વાત કહું હા આપણને વિચારવા જેવી છે આમ જો વિચારો ને તો એવા કેટલાય લોકો છે ભાઈ કે અંધશ્રદ્ધામાં અટવાય છે ચંતર મંતર કામન ટુમણ આ બધા તાંત્રિકોની પાછળ હમણાં જ પેપરમાં હતું ને લાખો રૂપિયા ચાઉં કરીને તાંત્રિક્યો સ્મશાની વિદ્યાઓને ફલામાં અટવાય છે લાલ પીલા પાણા રંગીને બેઠા હોય અને સર્વસ્વ હોમી દેતા હોય મલિન તામસી વિદ્યાઓને એવા દેવદેવતા હોય ત્યારે આપણા ઉપર કેવી ભગવાનની કૃપા કે પરાત્પર પુરુષોત્તમ નારાયણના શરણ મળે છે વિચારમું ंक्ति मज लखी लारा पारूरण पुरुषोत्तम सोमो काज नरदेहरे ब्रह्म कहत प्रभु तुमकू ब्रह्मानंद कहत प्रभु तुमकू દયા સિંધો સબ વેદ કહેરી વેદ કહે આવી શુદ્ધ આશ્રય આવી સત્સંગની પરંપરા આવો સત્સંગ મળવો આવો વચનામત આવા શાસ્ત્ર આવી પરંપરાને આપણે ગોકાળાનંદી ગુણાત્તિત સ્વામી જેવા એવા સાધુઓ એનો આશ્રય વિચાર્યા હતા કરુણા સિવાય ક્યાંથી મળે ભાઈ શ્રદ્ધા આવે નહીં અને આપણને શ્રદ્ધા બેઠી આશ્રયમાં લીધા આપણા પણ કૃપા કરી પોતાના ગણ્યા કેટલું મોટું છે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ સ્વામી નારાયણ ત્યા રે એ સ્વામી નારાાયણ મળિયા નગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠામ અક્ષર અરે તપ રે તિરથ માઉં કાંઈ ના જાણું અરે સહેજે સહેજ રે હું તો સુખડા રે માહેજે સહેજ રે હું તો સુખડા રે છે ને કરુણા હે ભાઈ કેવાય માં તમે બેઠા હો અર્ધા ભૂવા લાગત હા જતીન ભાઈ તો કેવા લાગત ઈ કલ્પના નથી જોતા અર્ધા ભૂવા લાગે શ્રદ્ધા તો પડી હતી તો ગમે ત્યાં જ આવવાના હતા ને એટલે કોઈ એકવાર એક ઉત્સવમાં નામ નહીં દઉં સાધુએ બહુ સરસ કીધું કે મારા ભાગ્યમાં સાધુ થવાનું તો લખ્યું જ હશે પણ કોઈ કેવી ભગવાનની શ્રીજીની કૃપા કે હું આ સત્સંગમાં આવીને સાધુ થયો નહીં કોઈ દિગંબર અખાડામાં ફરતો હોત મને શું ખબર કોઈ ગિરનારી તળેટીમાં રખડતો હોત કોઈ એવી જગ્યાએ હું રખડતો હોત ભેખ લખ્યો હતો તો થવાનો જ હતો પણ આ મળી ગયું એ ક્યાંથી એમ ભાઈ તમારામાં એ શ્રદ્ધા હતી તમે જ્યાં ત્યાં જમ માથું તો મૂકવાના જ હતા પણ આ ગુરુ પરંપરા અને આ સત્સંગ જો વાત તો આમ આપણે ક્યારે એ કીધું નથી પણ મને જ્યારે જ્યારે વિચાર આવે થોડા થોડા હમણાં ત્યારે મને વિચાર આવીએ તમને કહું કે આપણે જે શરણાગત મંત્ર આપણી સાધુઓ પાસે આવે આચાર્યશ્રી પાસે આવે ત્યારે એને લઈ જમણા હાથમાં જળ લઈ અને કંઠી પહેરાવે અને આચાર્ય મારા તો કાનમાં ગુરુ મંત્ર આપે અને સાધુ હોય તો શરણ મંત્ર લઈ અને બોલે તમને ખબર નથી પણ અમે આટલો વર્ષ સત્સંગમાં કાઢ્યા છે ને તમ થાય છે કે આવો શરણ મંત્ર આમ પ્રગટના હાથમાં મંત્ર બોલે ત્યાં મૂકાવી દે સાધુના આચાર્ય આવી દીક્ષા વિધિ ક્યાં મને બતાવી દો અતૂટપણે આમથી આમ ચાલી આવતી હોય કે એ મંત્ર બોલીને શરણમાં મૂકે એટલે ઠાકોરજી એનો આમ હાથ પકડી લે આજથી મારો છે એવી ખાતરી તમને બીજી જગ્યાએ જો આવા દીક્ષિત મંત્રોને દેખાતી હોય તો મન તમ કહેજો કે બ્રેક અનબ્રેકેબલ ચાલી આવતી હોય હ આ વિચારો તો બેઠો હોય આપણે થી શું થાય શું ક્યાં પહોંચાડે એ અરે ભલે મોટા મોટા વ્યાખ્યાતા હોય બધાના નામ ના દેવાય પણ કોના થકી દીક્ષિત થયા શું તમને દીક્ષામાં મંત્ર આપે હા તમે ભજન કરો પછી ઉગરો તમે કેટલું ભેળું કરો ત્યારે જાત બળે જાત બળે તમે ભજન કરી કરીને તૂટી જાઓ ત્યારે તમારી પાસે મૂડી આવે અને ત્યારે તમને શાંતિનો અનુભવ થાય આ તો હાથમાં હાથ મૂકે શું વાત કરો અને હું એમ કઉ છું એ ખોટું હોય તો તમે મને અહીંથી અહીંથી અત્યારે જ કયો આ ક્યાંથી મળે મહિમા નથી સાહેબ ઓછી મૂડી નથી આ ઓછી ઓછી પરંપરા નથી આજે એક ભાઈ સવારે મળવા આવ્યા હતા ને પછી ત્યારે મેં આજે એક પરંપરાની વાત કરી ત્યાંના ચહેરા ઉપર જે ભાવ હતા ને મેં કીધા ગુણા તિતા નથી એના બાલમુકુંદાસજી સ્વામીની બાલમુકુંદાસ સ્વામી ચૌદ વર્ષની ઉંમરે અમારા ગુરુદેવને કંઠી પહેરાવી પાર્શતી દીક્ષામાં દોઢ વર્ષ સાથે રહ્યા અને એના અમે છે આંખમાં આમ વિસ્ફારીત નેત્રો થઈ જાય ઓહો ત્રીજી પેઢી શું વાત છે હું કરુણા છે આ જો આ કરુણા સમજાય તો આપણને જે શાસ્ત્રીજી મહારાજ કે જોગિન્દ્ર બાપા મળ્યા હોય એનો એમ થાય કે ભાઈ કે કરુણા વગર કાંઈ થાય ઘણા અમદાવાદમાં ઘણા આજુબાજુ રિએશન કેટલાય પહેલાં ગુરુકુળ આવતા જતા તો એને જોગી બાપામાં શ્રદ્ધા કેવી થઈ એ બધું આ બધા જાણતા હોય આપણને એમ થાય કે આ શું એમ શ્રદ્ધા જ ના થાય હા સાધુ આજે ખબર નથી અમુક હિસાબ છે ને મોતને ક્ષણે દેખાય હા ક્યાંક શ્રદ્ધા મૂકી છે ને એ હિસાબ ત્યારે આવે મારે રહી ગયું છે એ કહેવાનું એક બે પ્રસંગો એ વાંચ્યા છે અને મરતી વખતે એ સાધુઓ હોંકારા દે છે ને સાચી જગ્યાએ મૂકેલી શ્રદ્ધા ખબર પડી જાય દ્રષ્ટાંતો તમે ફલા તોંગ એમ આ આપણી આપણી સત્સંગમાં જ આ ઘટનાઓ ઘટે ક્યાંય દૂર દૂર બેઠો સાધુ હોય ત્યાંથી ને કહે છે મહારાજ એને લઈ લેજો હું તમને પ્રાર્થના કરું છું લઈ લે એ પ્રસંગ આવશે તો ગોઠવી લઈશું રહી જાય ઓછી વાતો નથી છે મુંબઈ બેઠો હોય હરિભગત અને પેલો ક્યાંય કેટલાય ગામ ઉપર બેઠો હોય સાચો જોગંદર સાધુ આવી પરંપરા છે ક્યાં હજી ગયા નથી ને હજી એના એ ઓરડા ને એના દરબારંદ સ્વામીનારાયણ પાન પાન બોલે એ લીમડાની આસપાસની દાદાને ભૂમિનો એક એક વેળો નો કણકણ બોલે કાન ને એ ચાખડીનો ચટ ચટ ચટ ચટ અવાજ સંભળાય હાજી આ ખોટી તાળીઓ પાડવાની વાત નથી હો પણ આટલું પ્રગટપણ વિચારતો હોય અને હનુમાનજી પાસે હનુમાનજી એને એવી રીતે પ્રત્યક્ષ બોલે આજ પણ દાદાના દરબારમાં સહજાનંદ સ્વામી પાંચસો પરમવંશો સાથે પાંચ વાર સભા ભરે છે બરોબર આજ પણ મારે એનું નામ ન દેવાય પણ એ લોકો અમુક છે ને સંપ્રદાય માંથી અમુક નીકળી ગયેલા એવા ઘણા છે એટલે એક ઉપર કોઈ આંગળી નહીં દોરવાની એ લોકો એટલા બધા આમૂલ ઊંચા ચડી ગયા હોય કે હું લીમડો લીમડો કરો છું હું લીમડો લીમડો કરો છું મૂર્તિમાં વળગો મૂર્તિમાં વળગો છે ને ભટકાય અરે બાપ તારા કરતા લીમડામાં માથું મૂકીએ ને તોય હોકારો મળી જાય તો લીમડો જેવો તેવો છે એ લીમડો સારો આપડે વર્તાલો લીમડો નો વાત કરી પૂર્વ નું પૂર્ણ પ્રગટ થયું ત્યારે સ્વામી નારાયણ મળી એટલે આમ છે ને ગર્વ સાથે કંઠી રાખવી ગેંગે ફેફે ના કરવું નિયમ સર પદ્ધતિ સર પૂજા કરવી જપ કરવા નિયમ ધર્મ પાડવા શિક્ષાપતિ વાંચવી જીવમાં ઉતારવી ન ખાવું ન ખાવું ન પીવાનું ન પીવું નિયમ ધર્મ બરાબર રાખવા સવાર સાંજ ઠાકોરજીના દર્શન કરવા સારા સત્સંગી ને સારા સાધુ થઈ ને પ્રાણ છોડવા પછી હવે આપણે સત્સંગ કરી એ થોડું ઘણું તો હાલે એમ નહી કરવાનું આ વાતો કઈ હલાવા માટે નથી ઉલટાનું એમ થવું જોઈએ કે આપણે આવવું છે તો આપણે કેવું કરવું જોઈએ એમ ગુણતિતાનદ સ્વામી કીધું ને કે જે છાણ ભેળું કરનારી ગામને ગોંદરે મજૂરણબાઈની છોકરી હોય પણ રૂપકડી હોય અને વડોદરાના સયાજી રાવનું એની સાથે જો માગું આવે અને સગ પણ થઈ જાય અને ચાંદલો થાય તો બીજે દિવસે એ છોકરી એ દીકરી છાણ ભેળું કરવા ન જાય કેમ મોટા ઘરનો ચાંદલો આવ્યો છે એમ જો સમજાય કે મને પુરુષોત્તમ નારાયણ નો ચાંદલો આવ્યો છે તો જ્યાં ત્યાં મોઢું ના ના એ આ કરુણાની વાત છે એટલે પૂરા સત્સંગી આજે આપણે અડધી રાતે વાતો કરીએ છીએ ને એ બળમાં ભજન કરવા માટે રાતે જાગી જાવ તો માળા લઈ લે બાજુમાં માળા રાખીને શું હું ઘોડી જાય તોય તરત સંભાળવા માંડું કથા સંભાળો બંધુ સંભાળો મૂર્તિ સંભાળો સારા તમે દ્રઢ હરિભક્ત થાવ એના માટે જ આપણે બળ કરીએ છીએ કારણ કે આ જે કરુણા વાત કરી છે એ કેવા કેવા કરુણા છે એની એ કરુણા કરીને કેવા કેવા દોડે છે પણ આ હવે એ પ્રસંગો આપણે નહીં લઈએ એ આવતા શુક્રવારે આપણે પ્રસંગો લઈશું કે એમની કેટલી કરુણા છે અને એમના આશ્રિતો માટે કેવા કેવા દોડે છે એ પ્રસંગો આવતી આવતા શુક્રવારે આટલું આજે બસ સજાનંદ સ્વામી